आज आपने घर प्रथम प्रकरण नु छपनमू वचनामृतम श्रवण कर आचनामृत में श्रीजी महाराजेज प्रश्न पूछो कि भगवद गीता में चार प्रकार न भक्त कया जर्थ जिज्ञासु अर्थार्थी और ज्ञा तो ये ज्ञानी ने बधा श्रेष्ठ कहो है अधिक कहो छे। नहीं निश्चय जो भगवान होवो जो चार चार भक्तों सरखो तो यू ज्ञा शी बधाग श्रेष्ठ है अधिक है ए महाराजे जवाब कहूँ के ज्ञानी जे भक्त है ये भगवानी मूर्ति सिवाय भगवान सिवा बीजी कोई कामना नहीं बीजा त्रण भक्त है आर्थ अर्थार्थ इन जिज्ञासू ए भगवान विना बीजी कामना ज्ञानी ने बराबर थता नहीं <coughs> थोड़क समझिए भगवद गीता अध्याय भगवने आत कही है कि चतुर्विधा भजंतेमा जना आर्तो आर्जिज्ञासुअर्थारी अर्थार्थी ज्ञा च भरता शव मैंने राजे भक्तों छे एना चार प्रकार छे आर्त भक्त अर्थार्थी भक्त जिज्ञासुभक्त ज्ञाभक्त यहाँ भगवान कहे ज्ञानी भक्त जे प्रिय ही ज्ञानी ना अत्यथम अहम सह च मम प्रिय ज्ञानी भक्त छे ये मने अत्यंत प्रिय है ज्ञाने ने हूं अत्यंत प्रिय छु ये मने प्रिय छे प्रियर्जुन के ज्ञा तो आत्मेव में मतम ज्ञानी तो मारो आत्माज छे, जो मने प्रिय छे, आटो ये श्रेष्ठ छे. बीजा जे त्रण भक्त एना माटे गीता में पशी भगवान सारा छे एटू कई ए कचास विषय कहीं व्याख्याओ आपी नहीं ये, ये जे खोट छे आर्त अर्थार्थी ने जिज्ञासु भक्त मतलब के आप बधाई तब बदाय कोई भक्त थी गया छो श्रेष्ठ भक्त तो पी ते कोई बाकी नहीं तो गीता में जेनो उल्लेख नहीं थोड़ा जे चर्चा नहीं थी ये अह श्रीजी महाराज बहुत सरल भाषा में अपने अपनी खोट है समझा टाड़ उपायों बताते विगते, विगते थोड़ा समझवा प्रयास कर चार भक्त ने समझिए आप भेद पर खाई जाए तो पेलो भक्त है આર્ત ભક્ત આરત એટલે દુખી એ આરત ઉપરથી આરતી આવી છે ભગવાનને પુકારે એને આરતી કહેવાય આર્ત એટલે દુખી દુખમાં જે ભગવાનને ભજે દુઃખ ટાળવા માટે જે ભગવાનને ભજે येने आर्त भक्त कहवाय दुख न कोई पार्ट के दुख है शारीरिक दुख मानसिक दुख व्यवहार न दुःख धंधा न दुख परिवार दुख घरवाला दुख सासू ससरा दुख गुख છોકરાઓના દુઃખ કેટલી પ્રકારના દુઃખ છે એ બધા દુઃખ જે જે આવતા જાય બધા લાઈનમાં જ ઉભા છે એ આવી પડે ત્યારે ટાળવા માટે ભગવાનને ભજે એને આર્થભક્ત કહેવાય તમે આવું ક્યારેક કર્યું દુઃખમાં ક્યારે ભગવાનને પુકાર્યા છે આર્ત ભક્ત એટલે દુખમાં પુકારનારો ભક્ત એના ત્રણ પ્રકાર છે એક માં ત્રણ છે પેલો પ્રકાર એ છે કે જ્યારે ત્યારે જ ભગવાન શરણે જાય ત્યારે જ એને ભગવાન યાદ આવે ને ત્યારે જ ભગવાનને ભજે બાકી ભગવાન કઈ લેવા દેવા નથી આ વરસાદ ન આવે ચોમાસું લંબાય અને ગામડે ગામડે રામધૂન લાગી ગોપાલ ધૂન લાગી ઉછળી ઉછળી નો ભાભા પણ આવો જ્યારે વાણી પહેલા આપણે આ બધું થોડું ધૂન કરી લઈએ વાત કરવા વાવા જાવ કે મંજિરા ખગડાવવા હવે એને મંજિરા ખગડાવવા લાગે છે જયારે દુખ આવ્યું ત્યારે જ ભગવાન યાદ આવે છે બાકી કોઈ ભગવાનની શરણાગતિ પણ નથી કોઈ આશ્રય પણ નથી આ વિમાનમાં મુસાફરી કરી હોય ને એને ક્યારેક ક્યારેક અનુભવ થાય સરખું સીધું ચાલ્યું જતું હોય ને ત્યારે બધા લેરમાં સૂતા હોય વાંચતા હોય પિક્ચર જોતા હોય સંગીત સાંભળતા હોય ખાવાનું તો ચાલુ જ હોય જવાનું પણ ચાલુ જ હોય ઊંઘતા હોય પણ એમાં ક્યારે ગાડા વાતાવરણ આવી જાય અને એમાં જયારે વિમાન પાંખો કકડાટી એ બધાનું સ્મરણ થવા માંડે નહી બધા લેર જ છે આ દુખ પડે ત્યારે જ ભગવાનને સંભાળનારા ભગવાન ભગવાન ના આર્ત એક પ્રકાર છે અને એનું ઉત્તમ ઉદાહરણ સુગ્રી રામાયણમાં ગજેન્દ્ર છે ભાગવતની અંદર ગજેન્દ્ર ની કથા આવે છે વામન પુરાણમાં જે ગજેન્દ્ર મોક્ષ કથા છે ને એ ભાગવત કરતા પણ બહુ જ સરસ શ્રવણ મનન કરવા જેવી કથા છે ક્યાંય તમને વામન વામનપુરાના હાથમાં આવી જાય તો એ ગજેન્દ્ર મોક્ષની કથા એમાં માણવા જેવી છે ગજેન્દ્ર એની પૂર્વ કથા એવી છે કે એ બંને ગંધર્વો હતા હા હા અને હુહુ નામના બે ગંધર્વો ઇન્દ્રની સભામાં સંગીતકાર હતા બહુ મોટા સંગીતકાર પરંતુ બેય પ્રતિસ્પર્ધા સતત ઈર્ષાવૃત્તિ વેરવૃત્તિ પેલા ને એમ કે હું મોટો પેલા ને હું મોટો ગાય એક વાર એમણે ઇન્દ્ર પછી આગળ સંગીત રજૂ કર્યું અને પછી કહ્યું કે અમારે બે કોણ શ્રેષ્ઠ છે તમે કહી દો ને એટલે અમારો ડખો મટી જાય ઈન્દ્ર અટવાયો કે આમાંથી કોઈને વખાણવા જેવો નથી બે સારા જ છે પણ એકને કહીશ તો બીજો ફંટા એટલે ઇન્દ્ર તો બુદ્ધિવાળા હોય ત્યારે ગાદી ઉપર એટલે એમણે કહ્યું કે ભાઈ હવે આમાં શું છે કે હું સંગીત માણું પણ હું સંગીત નો જાણકાર નથી તમે એમ કરો દેવલ છે ને કે દેવલ એ સંગીતના અચ્છા જાણકાર છે તમે એની પાસે તમારી સંગીત સંગીતવિદ્યા રજુ કરો તો એ તમને નિર્ણય આપી દઈશ વટ કાઢ્યું બરાબરનું પાસે આવ્યા ને કહ્યું કે અમે બંને સંગીતકારો છે એને ગંધર્વો છે એની ઇન્દ્રસભાના અમે સ્વભાવ સ્વભાવમાન છીએ ઘરેણાં છીએ અમારે સંગીત રજૂ કરવું છે ને અમારે બંને સાંભળી તમારે કહી દેવાનું કે આમાં કોણ પહેલો નંબર છે ને કોણ બીજો નંબર છે દેવલ મુનિ તો કઈ બોલ્યા જ નહીં એ તો આમ અને ઓલા લોકો ચાલુ જ કરી દીધું એમે ન કહ્યું મારું કામ નથી કઈ નહી પણ સાંભળે તૂટી ગયા ગાય દેવલ મુનિ તો બસ સ્થિર એટલે પેલા બે ચીડ ચડી ગઈ એલા તું મૂળ છો કે કેવો છો સંકેતો છાંટો હોય એવું લાગતું નથી ન ખબર પડતી હોય તો અત્યાર સુધી બેઠો બેઠો શું આમનો બોઘાજ બેઠો ના પાડી દેવી જોઈએ મૂર્ખ છો એમ અપમાન કર્યું એટલે દેવલ મુનિ કે મૂર્ખ તો તમે છો કે ચડચા ચડસીમાં તમે જીવન વ્યતીત કરો છો અને નિર્મળ સાધુ અને કન્ડવા ચાલ્યા છો પશુ જેવા મૂળ છો જાઓ હું તમને સાપ આપું છું કે તમે પશુ થઈ જાઓ અને વેરવૃત્તિથી લડ્યા કરો એ હા હા હતો એ ગજ એટલે હાથી થયો હુ હુ હતો એ ગ્રાહ થયો ઓક્ટોપસ પાણી મારી ત્રિકોટ પર્વતની તળેટીમાં એક મોટું વિશાળ સરોવર ને બહુ મોટું વિશાળ જંગલ આ સરોવરમાં પેલો ગ્રાહ રે અને જંગલમાં પેલો હાથી રે એક બધા એના છોકરાઓને એને ઘરવાળાઓ બધું હોય ખરું ને નહિ એનો પરિવાર મોજ થી રહેમસ્ત હાથી દીકરા અને એ વખતે પેલા ગ્રાહ્ય લાગ જોયો અને એને એને પગ થી પકડ્યો અને ખેંચ્યો અને ડૂબવા માંડ્યો અને એમની આથણીઓને ખબર પડી એ સાહિયો લેજો લેજો છોકરાઓ તો મસ્તીમાં જ હતા બાપા ને શું થાય છે કઈ ખબર જ નતી એટલે એમના બધા મમ્મી બધે રાડ્યો પડે એ મુ તમે કાળા મકાન અહીંયા આવો આ તમારો ડોહો ડૂબવાનો છે હજી વિમય ઉતાર્યો નથી છોકરાઓને ઘરવાળા ને બધા વળગ્યા ભાઈ દિવસો ના દિવસો યુદ્ધ ચાલ્યું પેલા છોકરા કંટાળ્યા હવે આ બાપા કઈ જીવે માંદગી નો ખાટલો લાંબો ચાલે ને એટલે પછી છોકરા કે હવે કઈ બાપા કઈ કામ આવે એમ નથી પછી શું કે ભગવાન જલ્દી છુટકારો કરી દે તો સારું કોનો છોકરાઓને છૂટવું છે હવે ધીમે ધીમે પછી હટકવા માંડે પછી હવે વ્યવહાર ધંધા હોય કે નહી કામ ધંધા હોય કે નહી બેઠા બેઠા ખાય તો રાજાના ભંડારી ખૂટી જાય ને બાપા તો પછી કઈ છે નહી છોકરાઓ ગયા ઘરવાળા કંટાળ્યા એ નહીં તો એકના ઉપર ક્યાં ભૂંગળું ભાંગ્યું છે એ હટ્યા ને ગજ ગજેન્દ્ર એકલો થયો હવે જોર એક તો થાક્યો ને એમાં પાણીમાં એનું જોર ચાલે નહીં અને જાણ્યું છે ભગવાન યાદ આવ્યો કે એ નારાયણ વિષ્ણુ સિવાય હવે મને કોઈ ઉગારનાર નથી ખરે વખતે જ સંબંધીઓની ખબર પડે છે ખરે વખતે જ મિત્રો ખબર પડે છે હણ સગાને કોણ વાલા એ સગા વાલા એ ડેફિનેશન પછી ખરે વખતે ખબર પડે છે ગજેન્દ્ર ને થયું કે મર્યા ત્યારે ભગવાન યાદ આવ્યા ત્યારે ભગવાનને એને પુકાર કર્યો હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર હે ગોવિંદ હે ગોપાલ નાક કાન લાગે કૃષ્ણ કો ગોવિંદ હે ગોપાલ હે વૈકુઠ મે શબ્દ ગયો શોર ભયો ભારે ત્યાં સુ થયું શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લે સીધારે गोविंद गोविंद है है है गोपाल, है है गोपाल, अटके हरी आविया रसन माई, क, जटका, कटका जो किया आंख मटक्का माई, एक आंख नटकू मरता एटली वार वैकुंठाधिपति गया सुदर्शन चक्र मुकु चका चका चका चका जूड़ ने का बो शाप माथी उद्धार थे साधु अंत एक प्रश्न भगवान ने कर महाराज आरोप अन्याय केाह भजन कर उद्धार करो गजेन्द्र बिचारो स्तुति प्रार्थना कर तो पी एरोम भगवान के एवज हो के बंद कर दी તો કે ના બંધ નથી કરવાનું તો જયારે મેં ગ્રાહનો ઉદ્ધાર કર્યો હતો નારાયણ નું ભજન કરતો હા તો તમે ભજન ન કરી શકો તો વાંધો નહીં પણ જે ભજન કરતા એનો પગ પકડી રાખો તોય ઉદ્ધાર થઈ જાય છે કેટલી સરસ ગજેન્દ્ર મોક્ષ કથા છે गजेन्द्र क्या भगवान ने पुकारिया जय दुख पड़ तेज बागवन साथ भगवान ने पुकारे सारो श्रेष्ठ नहीं बीजो प्रकार है यहां सारो है ये भगवान ने शरण छे भगवान भजन करे पूजा ध्यान भजन भक्ति कीर्तन सत्संग बधु करेगा परंतु जय जय दुख आए तरह विशेष भजन करे विशेष प्रार्थना करे क्य क्य भगवान कई कई मग्या बद्र तो विशेष विशेष भगवान मगणियों आ प्रकार सारो है ये, ये भगवत अंदर उतरा नु पात्र उत्तरादेवी अभिमन्युना पत्नी थी अभिमन्य अर्जुन नो ना दीक ते महाभारत नी कथा जानी छे। कि मा, मा, मा, मा के अश्वस्था ये पांडव बीज वंश नाश करने पांच पांडव पांचय पुत्र ने रात्र शिबिर में टेट में निद्रा अवस्था मथा कापी नाख्या अश्वस्था में छवे एम ब्रह्मास्त्र मूकी अर्जुन दीकरा अभिमन्यु तो रणमा मृत्यु पा अभिमन्यु पत्नी उत्तरा यदर में परीक्षित था एना ब्रह्मास्त्र छोड़ियो અને એનો દાહ લાગ્યો ત્યારે ઉત્તરા દેવીએ ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લીધો ત્યારે ભગવાન હસ્તીના પૂરતી થવા માત્ર દોડીને એમના પગમાં પડી ગયા પ્રભુ બચાવો બચાવો બચાવો બચાવો મારું જીવન લઈ લો હું ભલે મરી જાઉં પણ મારા દીકરાને બચાવી લો મહારાજ કોઈ વંશ નથી કોઈ વેલો નથી આ એક છે બચાવી લો મહારાજ એવી કકડાટ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે बाक ने बचा नाम पड़ू परीक्षित महाराज दुख पड़े विशेष भजे आश्रय तो है तीजो प्रकार जो है आर्तभक्त ये संसार न कोई मगणियों भगवानी मुकते नहीं आ श्रेष्ठ भक्त है आर्तभक्त क्यों भगवानी संसारी कोई पदार्थो कोई बाबत मगनी करते परंतु धर्मी रक्षा भक्ति रक्षा सत्संग भगवान महिमा गौरव जा भगवान ने आर्तस्वरे प्रार्थना करे श्रेष्ठ आर्तभक्त आर्तभक्त श्रेष्ठ आर्तभक्त आर्त आर्त जुनागढ़ नरसिंह मेहता उत्तम उदाहरण केगवड़ताओ होती छः एने भगवान क्या कोई जात मांगी हजूर होवा छता परंतु जय राम मांडलिकेरनी कर मा दुष्ट लोग नरसिंह मेहता तो लंपट छे, दंबी छे पागंडी छे, खोटो छे, छो ब राज भारत राणलिकोज चढ़ो जूनागढ़ जेल मा में नरसिंह मेहता ने पूरी ते हार हार जो दामोदर पहरावे अदा देखता तो तू साचो भक्त नहीं तारीक्षा थी प्रपोजल कोई मुके तो।, तो नहीं मथु का तो आ भाई कंठी लाई जाओ नरसिंह मेहता जेल मैं આખા જુનાગઢ નગરી જોવા માટે આતુર છે રાહત પડી ગઈ છે સવાર ઉગતા ફેસલો થવાનો છે જુનાગઢ ના લોકો તો સુઈ ગયા પણ નરસિંહ મહેતા સુતા નથી આજે ભગવાનને પુકારે છે ગમે એટલા કીર્તન ભજન સ્તુતિ કરે પણ ભગવાન ક્યાંય અણસારો જ દેતો નથી કેદારો ગાય ને તો ભગવાન હજુ થઈ જતા केदारो तो एम्हन दीकरी अपने वेपारी मूको रूपया न आपकेदारों गुड़ी कई जो परोपकार करे केदारो गाय सकते भगवान नु वरदान के केदारो गा तो हूं आने बीजा गये राग गाय कीतन गाय भगवान आता नरसिंह मेहता पे धीमे धीमे तपे भाई ચંદન ગમે એટલું શીતળ હોય પણ બહુ ઘસો તો અગ્નિ નીકળે બે બાપનો બે માનો છો તારો શું ભરોસો માતા પિતા ને જેલમાં પૂરી અને નંદ ઘેર આનંદ કરે કનૈયા તારો કોણ ભરોસો કરે आज पर भारत वर्ष नरसिंह रमग्री वगर सवार पड़त नहीं क्या क्याग्री गवा नरसिंह मेहता ए रमगरी રામગરી રાગ છે કોઈ સાધન નથી વાજિ નથી હોળી કે કડતાલ છે ઘોઘરા જેવું નરસિંહ મહેતા એ પછી કૃષ્ણ ને કરી છે માટે હાર ને કાજે નવા મારીએ એ હઠીલા હરીજી અમો ને માર્યા રે પછી તમે આવશો તો દોષ ચડશે તમો ને માટે હાર કાજે નવ મારીયે હેઠીલા પણ આબરું નથી મેં તો પેલેથી વ્યવહારનો ઉલાળિયો કરી નાખ્યો છે મારું માથું કપાઈ જાય તો શું આમ તો કપાઈ ગયેલું જ છે પણ ઠાકોર મને તો એ દેખાય છે કે જો મારું માથું કપાય જશે ને તું અઠીલો છો થોડોક મોડો પડ્યો તો સાધુઓનો સત્સંગનો તારા ભજનનો પ્રતાપ એનો મહિમા લોકો માંથી નાશ પામી એનો મહિમા ઘટી જશે લોકો તમને ગાળો ગાળો દે એ તારા દાસ થઈને તારો મહિમા ઘટી જશે માટે તું આવતી નારી હોય ને એને પોતાને ગાળો દે તો બહુ દુઃખ નો થાય પણ એના ધણીને ગાળો દે ને સાચી પતિવ્રતા હોય તો નહીં તો એમ કહી દો એ જ લાગનો છે આ તો સાચી ની વાત છે ભાઈ છે મહિમા ઘટે છે એનું દુઃખ છે માટે તો આવ અને ભગવાન આવ્યા છે નરસિંહ મહેતા હાર પહેરાયો છે એનો ઇતિહાસ સાક્ષી છે એવી રીતે દ્રૌપદીએ જયારે વરસભામાં જયારે એના વસ્ત્રો ખેંચાયા પાંચ પતિઓ કેવા જોદ્ધા નીચું જોઈ ગયા ભીષ્મી દ્રૌપદી રક્ષા માટે પુકાર કર્યો છે એવી નથી કે સંસારના સુખ ક્યારે કૃષ્ણ પાસે માગ્યા હોય પણ આવો ધર્મ જયારે સંકટમાં પડ્યો છે ત્યારે ભગવાનને પુકારે છે પાંડવ નારી ત્યારે પુકારી બહુ નામી હવે આવી બની વારે હવે એ દ્રોડો દ્વારા એક છે હરી એક છે ત્યાં તો નવી સાડી સાવ નવા રંગની અંગે ધરી એક છે હરિયે છે સાડીયો નો ઢગલો થઈ ગયો ભાઈ એક ભૂલો બીજી આવે બીજી ભૂલો ત્રીજી આવે નવા નવા શકુની જોયું નવસો ઢગલો થયો શકુની કે સારી હી કે નારી હે કે સારી હે સારી બીચ નારી હેક નારી બીચ સારી હેક શું છે આ બધું દ્રૌપદી ના રક્ષા થઈ પણ ભગવાન બહુ પાકા છે ભગવાન એ બધે નવસો સાડી છે ને એને એમ થયું કે આ બધી પડી રહી છે આ બધી બૈરાવો આના વાપર છે એટલે બધી પાછી પકડી અને પાછી એના વિમાન નાખી પણ જતા જતા ભગવાન રસ્તામાં વિચાર આવ્યો કે આ ત્યાં લઈ જઈશ તો કે રાધિકાંત લક્ષ્મીજી આ કોઈ કઈ પહેર છે નહીં એક વાર કોઈ પહેરી હોય બીજી વાર મોટા માણસો તો પહેરે નહીં એટલે પછી એ ક્યાંક ક્યાંક ક્યાંક ક્યાંક નાખતા ગયા એ કોક કોક બૈરાવો ને મળી ગઈ હવે ક્યાં બૈરા ને મળી એ તમને કેમ ખબર પડે બહુ સીધું ચટ કોઈ સ્ત્રી મહિલા એમાં જયારે શીલ સદાચાર ચારિત અને મર્યાદા દેખાય ત્યારે સમજવું કે કૃષ્ણ સાડી ઓઢાડેલી છે એ આ મહિલા છે પછી જે સાડી પહેરતા જ ન હોય એને તો કોઈ પ્રશ્ન જ નથી પોતાના દુઃખ માટે પુકાર નથી ધર્મ રક્ષા માટે પુકાર છે ભક્તિ માટે પુકાર છે સત્સંગ ઉજળો દેખાય ભગવાનનો મહિમા વધે એના માટે જેને પુકાર છે હા પોતાના દોષ ટાળવા માટે જે ભગવાનને પ્રાર્થના કરે છે વાસના ટાળવા માટે પ્રાર્થના કરે છે એ શ્રેષ્ઠ આર્થભક્ત છે અને બીજાના દુઃખ માટે જે પોતે સહિલી છે પણ બીજાને દુઃખી જોઈને એના દુઃખ માટે ભગવાનની આગળ પ્રાર્થના કરે છે તમે સત્સંગમાં જોવો છો ઘણા એવા સંતો ભક્તો એ બીજાના દુઃખ માટે પોતાના દુઃખ માટે ક્યારેય ભગવાનને ન કહે પણ બીજાને દુખ્યો દેખે એના માટે માળા કરવા બેસી જાય ઉત્તમ આર્તના અને જે બીજાના દુખ ટાળવા માટે પ્રાર્થના કરે ને ભાઈ એને પોતાના દુઃખ આવ્યા હોય ને એને ટાળવા માટે પ્રાર્થના કરવાની જરૂર જ રહેતી નથી એ તો વગર પ્રાર્થના મારો ઠાકોરજી એના દુઃખ ટાળવા માટે હજુ હોય છે જે બીજાને ક્ષમા આપી દે છે એના દોષ ક્ષમા થવા માટે ભગવાનને કેવું પડતું નથી એના દોષ આપોઆપ ક્ષમા થઈ જાય છે આવું સમજવા જેવું વિજ્ઞાન છે બીજા આપવી વૈષ્ણવ વૈષ્ણવ નથી ભક્ત નથી એક કરજદાર હતો શેઠનો એનો કર્મચારી હતો બે પાંચ નું એ જમાનામાં તો બહુ મોટું કરજ કેવાય થઈ ગયેલું એટલે પછી પેલા માલિક ખડાવ્યો કે ભાઈ પૈસા આપી દો કેટલી વખત થાય પછી આવી રીતે કેટલી દિવાળીઓ ગઈ મહારાજ પણ કઈ છે નહીં સાહેબ હું કરું શું કરું ગમે ત્યાંથી લાવી દો પછી અમારે કેટલીક વાર દિવાળીના ચોપડા આમથી અમ ઉલાડે રાખો પગમાં પડીને રડ્યો કે સાહેબ ખરેખર કઈ નથી મારા બૈરા છોકરાઓના દાંતના વેર થઈ જાય અન્ના મારા ઉપર રહે રાખો રડી પડ્યો પગ પકડી લીધા શેઠ ને દયા આવી સા કઈ વાંધો નહીં જયારે સગવડતા થાય ને ભાઈ રડમાં રેડીમાં હવે જરૂર પડે એટલે કહીએ રેજી એ કર્મચારી ગયો કામે વળગ્યો સાંજ પડવાનું ટાણું હતું કર્મચારી પાસે બીજો કોઈ એનો સંબંધિત માણસ આવ્યો એની પાસે આ પાંચ દસ રૂપિયા માગતો હતો એટલે એને કીધું ભાઈ તમને કેટલી વાર કેવાનું ઘર વખરી વેચીને આપી દો ગમે કેટલી વાર પછી યાદી સગવડતા નથી એટલે આ તો સંબંધી છો તમે ન સમજી કોઈ નજીકના હગાથી ન સમજો તરાય ન સમજે તમે આપણા ન સમજો નથી નહીતર અમારે હું કઈ એને કઈ ભૂંગળા રાખી થોડા મૂકવા અરે ગમે કરો વેચી નાખો ઘર ખોરડા છોકરાને ગીર મૂકી દો એવો તતડાવે આ ધમાલાલે એને ઢોલ થપાટ કરે એ વખતે પેલો શેટ ત્યાંથી નીકળ્યો એને દ્રશ્ય જોયું અને પેલાને કીધું ખબરદાર છે લાફો માર્યો છે તારા ઘર ખોવડા વેચીને પાંચ દિવસની અંદર મારું કરજ બધું ચૂકવી દેજે તું તારા કરજદારને ક્ષમા નથી કરી શકતો તો હું મારા કરજદારને ક્ષમા કરવાને તું લાયક જ નથી વેચી નાખે ઘર ખોવડાને આપી દેજે મને તું ક્ષમાને લાયક જ નથી તું બીજાને ક્ષમા નથી આપી શકતો એ ક્ષમાને લાયક નથી આપણે ભગવાનને પગે પડીને ગોઠણીએ પડીને કહી મારા જમારા ગુના માફ કરજો પણ આપણે બીજાના માફ કરી શકીએ છીએ હે અને વિનોભાઈ બહુ સરસ વાત કરી હો આ તો આપણે ભક્તો છીએ એટલે જાણવા જેવી છે અમે સાધુ સંતો ભક્તો બધાએ બહુ સરસ વાત કરી કે ભાઈ બીજા હોય ને એને ક્ષમા આપી દેવી ને એ તો બહુ સરળ છે આપી દેવાય પણ પોતાના પરિવારના નજીકના એને જે ક્ષમા આપવીને એ કઠણ બાબત છે પરિવારના સભ્યને એને ક્ષમા આપવી ગામનો દૂર હોય ને એને આપી દેવાની ક્ષમાજીકના ક્ષમા નહીં આપી શકે જોજો કૂતરા રોટલા નાખશે કબૂતરો ચણ નાખશે કેટલાય કેટલ કેમ્પ કરશે કેટલાય બધા દાન પૂજ કાર્ય કરે છે પણ પોતાના સગા ભાઈને બે રૂપિયા મળતા હશે તો નહીં ગમે મૂળમાં તો ખોટું છે ત્યાં જયારે ક્ષમા થાય ત્યાં જયારે એને ગમે તો એ સાચો વૈષ્ણવ છે આ સાધુ છે ભલા માણસ એના એ સાધુ પાછા એ ગુરુભાઈ સાથે બાપે માર્યા વેર હોય એના વેરઝેર મૂકી શકતા નથી આજ તો મોટી માયા છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું છે કે સાધુઓ છે ભેખ છે પંડિત છે એ તો મારું પિયર છે માયા કે માયા પિયર સાધુઓ છે ત્યાંથી ખસે નહીં રે એના એને ક્ષમા નજીકનાઓને જે ક્ષમા આપી દેવી બહુ કઠણ છે અને એ જયારે અપાઈ જાય ત્યારે એના બધા જ ગુનાઓ ભગવાન માફ કરી દે છે ક્ષમા તો બીજાને માટે જે ભગવાન ઉદારા એ ઉદારણ એટલે મોટું દિલ છે મતલબ સારી ભાવના છે એની ભાવના સારી છે શું ભાવના છે આ કે દુખી થાય છે પણ બીજાની પાસે ન જવા કરતા એ મારી પાસે આવ્યો છે એટલે સારો છે ભગવાનની પાસે આવે છે માટે સારો છે ઘણા લોકો તમે જોયું દુઃખ આવે ને ત્યારે દુઃખ માં દુઃખ ને ભજે આ સમજવા જેવું છું દુઃખ માં ભજે એની જ કથા ખીરાક રે કોઈ માંદા પીડા ઘણા જોયું મળવા જાઓ કે ન જાવ કોઈ આવ્યો કે ન આવ્યો એની માંદગી ની જ કથા માંડે મને આમ જ્યો હું પછી ટ્રલિંગ માં ગયો નેહારો ને સાલ માં ગયો પછી હાલમાં જાલ માં ગયો પછી નાભી આમ થયો પછી પેટમાં ગુમડું થયું પછી એને કાપ્યો ત્યાં ડૂટી કાપી પછી આ કાપ્યું તે પણ અમારે શું તું આખો કપાઈ જતો પણ ભગવાન નહીં સંભાળે દુઃખ માં દુઃખ ની કથા કોઈની કથા કરો જાય જ નહી દુઃખ માં દુઃખ ની જ કથા કરે તમારે એમાં બસ પડકે પડકે બળી ગયા ત્યાં તરત જ એવા હોય ને તરત એની માંડે આ મોંઘવારી મારે નાખ્યા પણ વ્યવહારમાં રહ્યા વગર સુટક્યો એ નથી આપણી બોલાવો એ પાછો આ મોંઘવારે આ વ્યવહાર માંગર સુટક્યો નહીં ખર્ચો ત્યાં સુધી આગળ હાલે વિશ્રામ ના લગ્ન રખડી પડેલ દુખ માં દુખ કથા દુઃખ શરણે બીજા છે દુઃખમાં મનુષ્ય શરણે થાય કોણ મને મદદ કરે એમ છે કોના પગ પકડી લોને ભાઈ બાપા કરો કોનો થઈ જાવ ગુલામ કોનો ચાકર થઈ જાવર દેવતા હોય એને શરણે જાય દોડો કરાવવા દાગા કરાવવા આ કરાવવા તે કરાવ પણ આ શ્રેષ્ઠ છે કે એવું ક્યાંય નહીં પડતા ભગવાનને શરણે જાય છે માટે શ્રેષ્ઠ છે સારા છે तो आर्थ भक्त एम अपने भूल हो सुधार संकट पड़े तेरे ज भगवान ने नहीं संभव ने कैम संभ छता एक मैं बीजा न जाए बीजो भक्त है अर्थार्थी भक्त अर्थ एट आम तो धन संपत्ति પણ સંપત્તિ ધન સંપત્તિ એટલે કઈ રૂપિયો પૈસો એ જ નથી વિદ્યા એ પણ સંપત્તિ છે બુદ્ધિ એ પણ સંપત્તિ છે શક્તિ એ પણ સંપત્તિ છે બલ છે એ પણ સંપત્તિ છે યશ કીર્તિ છે એ પણ સંપત્તિ છે પરિવાર છે એ પણ સંપત્તિ છે છોકરાશિયા છે એ પણ સંપત્તિ છે પરિવાર છે એ પણ સંપત્તિ છે સારું આરોગ્ય છે એ પણ સંપત્તિ છે જીવાય એ પણ સંપત્તિ છે આયુષ્ય પણ સંપત્તિ છે આવી બધી સુવિધાઓ છે વિશેષ ને વિશેષ નવી ને નવી માગ્યા કરે એ વધારવા માગે છે એને વયું નથી ગયું કઈ એને દુઃખ પણ નથી કઈ એવું પણ જે છે એટલાથી પૂરું નથી અર્થાર્થી છે એટલે કે સુખાર્થી છે એટલે કે ઐશ્વર્યાર્થી છે આ શ્રમો બહુ ને વિકાસ થયા રાખે એના માટે કર્યા રાખે મારા પછી અમારી માટે દર્શનોની લાઈન લાગી હોય આશીર્વાદ દેવા માટે હું ધીમે ધીમે જાબો જમણો ડાબો જમણો કરી રાખતો હોઉં આવી બધી જે અપેક્ષાઓ હતી હરિભજનારો હોય પૂજા પાઠ કરનાર કરાવનારો હોય તો એ અર્થાર્થી ભક્ત છે એમાં પણ ત્રણ પ્રકાર છે પેલો અર્થાર્થી એવો છે ભક્ત સુખને માગે છે પણ ઉધાર ધંધો કરે છે ઉધારમાં સમજો ને રોકડા ના આપે ઉધાર ધંધો કરે ઉધાર ધંધો શું છે માનતા માને એક બંગલો બીજો બંધ થાય કામ થઈ જાય આટલું થઈ જાય ને પાંચ મહાપૂજા કરી નાખીશ પાંચ પદયાત્રા કરી લઈશ આટલા જન્મંગલ રોજ થોડા પાઠ પુરછળ કરી લઈશ પણ મારે ઠાકોરજી આનો મેળ પાડી દો પણ કેવું આટલું થાય તો નો થાય તો ઠાકોરજી સાથે ઈટા ચોખું કઈ દે તમે કશું કામ કર્યું મારું તો હું તો ઉધાર ધંધો કરવા વાળો તમે કોઈ નોકરી ભાઈ મહિના નોકરી કરીએ બરાબર છે પેલા પગાર આપી દે પછી કરું આપે ઠાકોરજી આપણો દયાળો છે છતાં આવો ઉધાર ધંધો કરે એની પાસે માગે ને એવું લાગે તો સારું આપી દે પણ પછી ઠાકોરજી આ ભગત એવો ને રાહ જો ઉડાવે પછી ઠાકોરજી લિસ્ટ રાખવાનું આ ભૂલી જાય શાકો લખાય અને પછી કોઈ યાદી આપે ભાઈ તમે આટલો ગોળ ખી ગાય લખાવ્યું છે તો આપી દો રહી ગયું છે અમને બોલ્યા પછી મનમાં હોય તમને ક્યાંથી મનમાં હોય તમારે બધું પેટમાં પધરાવી દીધું મનમાં તો જેને બિલ ચૂક્યા હોય એને હોય આનું ઉત્તમ ઉદાહરણ સુગ્રી છે રામાયણના ઋષિમુખ પર્વત ઉપર વાલી કાઢી મૂકી લીધેલો પછી રામ અને લક્ષ્મણ સીતા ખોવાયા રાવણ લઈ ગયો પછી ખોજ કરતા કરતા ત્યાં આવ્યા પછી મિલાપ થયો વિગત પૂછી કોણ છો ને કેમ છો ને ત્યારે લક્ષ્મણજી આ બધી કથા કહી કે આવી રીતે એમના જાનકીનું અપહરણ થયું છે અને રાજકુમારો છે સુગ્રી આપડે બી હરખાત જોઈ કેમ તમારા કહેતા મારે થોડું એટલું સારું છે કે મને મારી પત્ની લઈ ગયું છે પણ કોણ લઈ ગયું છે મને ખબર છે ખબર નથી મારી પત્ની એને મારો મોટો ભાઈ જ લઈ ગયો છે એ કિસ્કંદાનો રાજા થઈ બેઠો છે રાજા હતો જ પણ બધું મારું રાજ કોખાકારી મારો ભાગ ગામ ગિરાજ બધું પડાવી લીધું ને પત્ની પડાવી લીધી અને અહિયાં મારવા પાછળ આવે છે પણ અહિયાં નથી આવી શકો સાપ છે એટલે અહિયાં બેઠો છો મારા આપણે સરખા છે પણ તમે મારી પત્ની પાછી આપો રાજ પાછો આપો મારો ગિરાજ પાછો આપો તો હું તમને જાનકી ની શોધ કરવા માટે પૂરી મદદ કરું ઉદ્ધાર ધંધો માંડ્યો માનતાની શરૂઆત પેલે સુગ્રીબ કરી છે અને ભગવાન રામ વોળા તેમણે કે કોઈ વાંધો નહીં ઉદ્ધાર કર્યો સુગ્રીવને એની પત્ની સોંપી રાજકોષ પુશ નારી બધું આપી દીધું એ કિસ્કંદાનો રાજાભાઈ નો રાજ્યાભિષેક થયો સાવ સાચીઓ નગદ વાત પછી કિસકદાથી દૂર થોડે દૂર પર્વત ની ગુફામાં ચાતુર્માસ હતો ચોમાસુ ત્યાં રામ અને લક્ષ્મણ અઢી ત્રણ મહિના થઈ ગયા ને તો કોઈ દિવસ સોગંદ ખાવા બરાબર સુગ્રી આવ્યો નથી મહારાજ તમારે ફળ ફૂલ નું કેમ છે દૂધ પાણી નું કેમ છે સીધું સામાન કેમ છે તમે જીમા છો નથી જેમાં તમને મચ્છર કરડે છે કે નહીં નહીં તો ગુડ નાઇટ મૂકીએ કઈ કઈ પૂછવા નથી એ જુના જમાના ગુડ નાઇટ શું છાના જોટરના વિધવા થઈ કેમ ગુડ નાઇટ ચાલુ રહી ગઈ તો સુગ્રી આવ્યો જ નથી પૂછવા માટે અને પછી ભાઈ એ લક્ષ્મણજી ક્રોધે ભરાયા અને ગયા એનો ત્રાસ જોઈને ખબર પડી ગઈ હવે સિતાજી ની ખોજમાં પછી લાગ્યા છે આ વખત છે એ અર્થાર્થીમાં પેલો એવો છે કે જે ઉધાર ધંધો કરે છે પણ ઉધારમાં એવું છે હામા વાળાને આપવું હોય તો આપે નૈતર ના આપે સમજી લો એટલે ઘણા લોકો માનતા માની અટકી જાય પછી કઈ થતું નથી ભગવાન ને દોષ ન દેવો એ તો નો આપો મરજી ની વાત છે પણ બીજો જે અર્થાર્થી ભક્ત છે રોકડો ધંધો કરે છે એને જે કઈ જોઈએ છે તો તરત જપ તપ ભજન કીર્તન અનુષ્ઠાન બધું ચાલુ જ કરી દે છે આપો તમે આ લ્યો તમારે કોઈ માલ જોતો હોય ને કોઈ સ્ટોર અંદર જાય પાંચ નો માલ જોતો હોય સીધો તમે દસ ની થોકરીનો ઘા કરો તો દુકાનદાર શું ક્યારે સાહેબ ઉપાડો ને બધું તમારું જ છે ને એમ શરૂ જ કરી દે ભજન વ્રત તપજાપ એટલે ભગવાનને આપ્યા વગર છૂટક્યો જ નથી બેલેન્સ વધવા માંડ્યું કરો ભજન હજી સુધી દુનિયામાં જઈને કોઈ આવું મૂક્યું હોય એનું દુઃખ દર્દ દૂર ન થયો હોય એવો ઇતિહાસ નથી પણ એક વસ્તુ ની ધ્યાન રાખવી તમારે પાંચ હજારનો માલ જોતો હોય ને પચાસ રૂપિયા ટેબલ ઉપર મૂકો હતો કોઈ દુકાનદાર દે નહી એમ તમે હવા હનુમાનજી પાંચ ને કહ્યું કે મારા હવા લોટરી લાગે તો હું તમને હવા શેર તેલ ચડાવીશ હનુમાનજી હાલે હનુમાનજી ગણિત આવડતું કામ રો છો મને રોવડાવશો તમે મને કે સામે હવે અમારે લગ્ન થયા ને વર્ષ તો હરકું આવેલું પણ હવે હરકું નથી ચાલતું મેં કે હું હલાવી દઉં હવે અહીં આવ્યો છો મારી પાસે મને શું હલાવી ખબર પડે હું હવે એમને એવું નથી સામે મારા છૂટા લેવા છે મેં કીધું હું શું કરતો નઈ છૂટાછેડા લેવા નહીં તરીકે ગોઠવાય ના મારી મશ્કરી કરો મારા દુઃખમાં તમે થોડા મારી વાત તો તમે સાંભળો ભલા મા મને કે મારા છૂટાછેડા લેવા છે પણ હળ હળું એવું ગુંચવા તો જાય છે ને પછી કાંઈ મેળ પડતો નથી મેં નરનાણ દેવની એક પદયાત્રા કરી તોય માનતા માની પદયાત્રા પૂરી કરી લીધી તોય કંઈ જરા હળ નથી હુંજતી મેં કીધું હા થાતું છે મને કે કા મેં કીધું પદયાત્રા તે કરી ગયો હાલીન આવ્યો રીક્ષામાં અડધા આટાની પ્રદક્ષિણા કરી અડધા આટાની પદયાત્રા કરી આખા આટા ની કરી ત્યારે ઓલા ચાર આટા જે ચડાવ્યા છે ને ઉખળે પછી એને હું કર્યું મને ખબર નથી પણ કેવાનું જેટલું જોઈએ એટલું મૂકો ભગવાન આપે જોઈએ માર્યું બાપના ખોળામાં બેસવા ન દીધા અને લાત મારી ત્યારે ધ્રુવજી કીધું મારા બાપ કરતા પણ મોટું રાજ ન લઉ તો મારું નામ નહીં અને સીધા જ વનમાં જઈને ઘોર તપસ્ય આદિ ને ઓમ નમો ભગવતે વાસુદેવ જપ કર્યો આવવું પડ્યું ને રાજ તો એને આપ્યું કેટલું આપ્યું એના માટે શરૂ કરીએ વિશેષ કરીએ તો ભગવાન આપવા માટે તો બેઠો છે આ સારો અર્થાર્થી ભક્ત છે ત્રીજો અર્થાર્થી ભક્ત એ છે કે એ આ દુનિયા સંસારથી ને બધી એ માયાથી કંટાળી ગયો છે જન્મ મરણથી ત્રાસી ગયો છે આ દુનિયામાં આપણે જીવીએ પડો છે એના કરતા જન્મ મરણથી છૂટી જાય ભગવાન કરે બસ ભગવાન ધામમાં વયા જાય ભગવાનના લોકમાં જઈને ભગવાનની પાસે પહોંચી જાય એટલે આ ગેસના બાટલા લાઈનમાં ઊભું ના રહ્યું આમ ના રહ્યું એને મોક્ષ જોયે છે પણ આ પણ અર્થાર્થી છે સારો છે ત્રણ માં સારો છે ત્રણ અર્થાર્થીમાં સારો છે કારણ કે એને આ લોકનું કાંઈ જોતું નથી એને પરલોક સુધારવો છે વાત સાચી પણ એને આ લોકના દુઃખમાંથી છૂટી ને ભગવાન જે સુખ છે એ સુખ જોઈએ છે દ્રષ્ટિ સુખ ઉપર છે ભગવાન ઉપર નથી એટલે આ અર્થાર્થી છે એને પ્રથમના તેતાલીસ માં શ્રીજી મહારાજે કહ્યું જ છે કે જે ચતુર્ધામ મુક્તિને ઈચ્છે છે એ સકામ છે નહીં અર્થાર્થી ભક્ત છે પણ સારો છે બીજા જે અર્થાર્થી બે વધ્યા કે રોકડો ઉધાર ધંધો કરવા વાળા સારા છે કેમ ભગવાન મનુષ્યો કરવાની જગ્યાએ કોઈ જાત જાતના દેવી દેવતાઓ નહીં ફસાતા નારાયણને ઓળખે છે ઉદાર ભાવના કેટલો છે મોટું દિલ કેટલું છે બીજા એને આપતા હોય તો લેવા તૈયાર નથી જો અર્થાર્થી થવું સહેલું નથી ભક્તના ટાઈટલ એમ નથી લાગતા અર્થાર્થી હોય શકે અર્થાથી ભક્ત ન હોય શકે માચા ખાચા મારો રામ રખાય રામ રૂપિયા રો તું ક્યાં આવ્યો આપે તોય ના લઈએ મહાભારતની અંદર ઉપમન્યુ ની કથા છે સત્સંગમાં આપણે એવા ઘણા ભક્તો જીવી ગયા છે કે એને કોઈ બીજું આપનારું હોય તોય નહીં મને આપે એ દેતરના ગોપાલ ભગત હોય કે મને દીકરો આપે સ્વામિનારાયણ આપે એ લઉં બાકી બીજાનો દીધેલો મારે દીકરો જોતો નથી કસોટી તો ત્યાં થાય અર્થાર્થી ભક્ત ને તો મહાભારતમાં ઉપમન્યુ કથા છે એ ભગવાન વિષ્ણુનું ભજન કરે એને કઈ જોઈતું હોય છે શું જોઈતું છે એ મને અત્યારે યાદ નથી એટલે હું કહેતો નથી પણ કઈક જોતું હતું એ તો ખરું એમાં એની આગળ ઇન્દ્ર મહારથ પ્રગટ થયા માગો માગો માગો જોએ માગી લે હું ત્રિલોકાધિપતિ મહારાજ ઇન્દ્ર છું મારી પાસે શું કમી છે ઉપમન્યુ મહારાજ બોલો તો ફરીથી આપ કોણ છો હું ત્રિલોકાધિપતિ મહારાજ ઇન્દ્ર છું તમામ સમૃદ્ધિનો માલિક છું માગી લો તમે આવી રીતે જે તપ કરો છો વજન કરો છો હું પ્રસન્ન થયો નીકળ્યો મેં જોયા માગી લો ઉપમન્યો કહે મહારાજ મેં તમને ક્યારે આરાધ્યા નથી તમે આવ્યા શું કામ મે તમારો એક પણ જપ કર્યો નથી હું તમારો ભક્ત પણ નથી હું તમારા આશ્રય પણ નથી મે તમને પુકાયા પણ નથી અહીંયા શું કામ મહારાજ તમે ત્રિલોકાધિપતિ છો એટલા માટે હું પ્રણામ કરું છું પણ હું તો વિષ્ણુ નારાયણનો ભક્ત છું મને એ વિષ્ણુ નારાયણ આપે તો જ હું લેવા માટે મંજૂર છે બાકી તમારું આપેલું મારે સ્વર્ગનું રાજ પણ જોતો નથી જાઓ આપ્યો આ અર્થાર્થી ભક્ત છે હવે જ્યાં ત્યાં જઈને જેમ તેમ આ જંતર મંતર ગમે તેમાં ફસાય ને સુખ જોઈતી હોય તો પણ પોતાના ઈષ્ટ જે નારાયણ છે સ્વામી નારાયણ છે એના આપણે આશ્રિત છે એનો આશરો દ્રઢ રાખીએ એની પાસેથી માગીએ તો સારા છીએ શ્રેષ્ઠ નથી પણ સારા છીએ કેમ બીજાની પાસે નથી જતા અને મળે છતાં મૂકી દીધી આવી ઉદાર ભાવના છે મોટા દિલ વાળો છે શ્રેષ્ઠ ભાવના એ છે સમજે છે સારું શું છે નિમ્ન શું છે માટે સારા છે કારણ કે નારાયણ જેવું કોઈ ઊંચું તત્વ નથી એટલા માટે સારા છે ઊંચે લોગો ઊંચી પસંદ હવે ત્રીજો જે છે એ જિજ્ઞાસુભક્ત છે જ્ઞાતો હું ઈચ્છું હું એને નવું નવું જોવા જાણવાની જે તમન્ના છે ઈચ્છા છે એ જિજ્ઞાસુભક્ત છે આમ તો ક્યુરિયો જિજ્ઞાસા ઇન્ક્વિઝિટિવનેસ તો બધામાં હોય સામાન્યપણે કંઈક કંઈક કંઈક નવું શોધતા હોય જાણતા હોય સમજવા પ્રયાસ કરતા હોય એ સામાન્ય જિજ્ઞાસા તો બધામાં હોય બાળકને પણ એ પતંગી ઉડે ને તો એમાં એની જિજ્ઞાસા છે એને પતંગીને પકડીને તોડીને જોવે અંદર શું છે જિજ્ઞાસા છો પણ એ સામાન્ય જિજ્ઞાસા છે એનાથી થોડી વિશેષ જિજ્ઞાસા હોય એ પણ સારા છે કયા કે ભાઈ આ કેન્સરનો દરજમાં કેમ માટે આ એઇડ્સ કેમ માટે ફલાનો રોગ કેમ માટે આ બ્રહ્માંડમાં કેટલા નવા ગ્રહ છે પૃથ્વી જેવા કેટલા છે મંગળ ઉપર જીવન છે કે નહીં આ પદાર્થમાં શું છે પેલા પદાર્થમાં શું છે એ બધું જે ખખોળ્યા કરે છે વૈજ્ઞાનિકો એ પણ જિજ્ઞાસુ છે વિશેષ જિજ્ઞાસુ છે ઘણા લોકો એવો એવું એને આજે તો બધે ક્રાંતિકારી હવા હોય ને એટલે એવા વૈજ્ઞાનિકો જે જિજ્ઞાસુ છે એને પણ જિજ્ઞાસુ ભક્તોનું ટાઈટલ આપે છે એ પણ બ્રહ્માંડને ફંફોળે છે ને માટે જિજ્ઞાસુ ભક્તો છે ના એ જિજ્ઞાસુ છે જિજ્ઞાસુ ભક્ત નથી એ પદાર્થના જિજ્ઞાસુ છે બ્રહ્મ જિજ્ઞાસા નથી એની પાસે માટે પેલા જિજ્ઞાસુ ખરા જિજ્ઞાસા બે પ્રકારની છે એક પદાર્થ જિજ્ઞાસા અને બીજી અથા બ્રહ્મ જિજ્ઞાસા એ બ્રહ્મ જિજ્ઞાસા કરનારા જિજ્ઞાસુ ભક્ત છે એની અહીંયા ચર્ચા છે એમાં પણ ત્રણ પ્રકાર છે એને પોતાના આત્મ સ્વરૂપ સ્વસ્વરૂપ ને જોવા જાણવાની ખૂબ જંખના છે અને એટલા માટે એ ભગવાનને શરે છે ભગવાનનો સ્વાધ્યાય કરે છે જપ કરે છે ધ્યાન કરે છે પૂજન કરે છે પ્રાર્થના કરે છે પણ ઈચ્છા શું છે आत्मस्वरूप साक्षात् दर्शन कर बस रस में आत्मरती में डूबी जवे भगवान तो एना अवलंबन है कि भगवान दया करे तो मन आत्मदर्शन मारी जिज्ञासा शांत थे आ साम्य पदार्थ जिज्ञासा वाला जैसे करता आ सारो है आ कठोपनिषद नजीकता है ये आ जिज्ञासा न प्रतीक आत्मजिज्ञासा બીજો જિજ્ઞાસુ છે એ ભગવત ઐશ્વર્ય જિજ્ઞાસુ છે અને ભગવાનના ઐશ્વર્યોની જોવાની જિજ્ઞાસા છે લોક લોકાંતરોમાં જે ભગવાનની વિભૂતિઓ છે દિવ્ય ધામો છે ષઠ જે ભગવાનના સ્વરૂપો બિરાજે છે એ બધું એને જોવા માટે ભગવાનનો ઉત્પત્તિ કઈ રીતે કરે છે માયા તત્વ શું છે માયાના તત્વો કેવા છે સૃષ્ટિનું ઉત્પત્તિ પ્રલય કેમ થાય છે આ માયા તત્વને બ્રહ્મ તત્વ નિરાકાર સર્વત્ર વ્યાપક આવું તત્વ આ બધા ઐશ્વર્યો ભગવાનના છે એ જોવાની એને જિજ્ઞાસા છે પેલા કરતા સારો છે એનું પ્રથમ ઉત્તમ ઉદાહરણ માર્કંડે ઋષિ છે માર્કંડે ઋષિ ભગવાન કરેલી આ બ્રહ્માંડની રચના પ્રલય આ બધું મને દેખાડ એક વાર એની ઈચ્છા પૂરી કરી અને એ માર્કંડે ઋષિને પ્રલયના મેઘો ગડગડાટી તાંડવ અને વીજળીઓના કડાકા બારેય મેઘ ખાંગા થાય અને વર્ષાઓ ઝંઝાવાતો અફળાયા કરે છે પ્રલય નું તો ભાઈ સ્વરૂપ દેખાણું પણ પછી માર્કે ઋષિ સહન ન કરી શીખાય એવા ઉછળે એવા દુઃખી થાય એવા મળતો નથી જળબંબાકાર આખું બ્રહ્માંડ દેખાય અને એમાં ભગવાન હે ભગવાન હવે મને આધાર આપો મને આશ્રય આપો ત્યાં જ્યાં એમને નજર કરી એક નાનકડું વટ વડલાનું પાંદડું પત્ર વટપત્ર એના ઉપર નાનકડું બાલ મુકુંદ ભગવાન સ્વરૂપ અંગૂટો જમણા પગનો મોડામાં રાખીને ચૂસે મંદ મંદ હશે ને એમને થયું હે પ્રભુ મને આશ્રય આપ્યું ત્યાં તો માન આખા લઈને અંદર વ્યા ગયા અંદર ગયા તો અનંત અનંત બ્રહ્માંડો દર્શન થયું આવડું નાનકડું છોકરું વડલાન પાંદુ હોય કેવડું હોય એ વખતે હોય તો આવડું થતું હોય છે પણ માર્કંડે ઋષિ આખા પેટમાં વ્યા ગયા અંદર ગયા પછી અનંત બ્રહ્માંડું અંદર દેખાયા અને ત્યાં ઈ લીલા ને ઉત્પત્તિ સર્જન ને આ બધું વૈભવર્ય બધું જોયું વળી એમાંથી પછી હે ભગવાન બચાવગવાન બચાવ ભગવાન કાઢી નાખ્યા બાઈ હર કાઢીને અત્યારે પાછો પ્રલય નો જળ પ્રવાહ તો હતો જ એટલે ભગવાન ને પણ સામે બચાવનાર આ ભગવાન છે બોલતા નથી બાલમ બાલમ મુકુંદમ મન સામરા જિજ્ઞાસા જ ક્યાં ભગવાને પ્રાર્થના કરી છે તો આ બ્રહ્માંડોમાં ભગવાનના જે ઐશ્વર્યો છે વિભૂતિ છે એને જોવાની ઈચ્છા એ ભગવત ઐશ્વર્ય જીજ્ઞાસુ છે ત્રીજો જિજ્ઞાસુ ભક્ત એ છે કે એ સતત ભગવાનની પાસે જિજ્ઞાસા કરે છે હે મહારાજ મને એવો સત્સંગ આપો સાંભળજો મને એવો સત્સંગ આપો જેથી તમારા સ્વરૂપનો વિશેષ વિશેષ મહિમા સમજાય મને તમારા સ્વરૂપની ઉપાસના દ્રઢ થાય નિષ્ઠા દ્રઢ થાય શ્રદ્ધા દ્રઢ થાય મહિમા દ્રઢ થાય મારા દોષો મને ઓળખાય એ દોષો ટાળવાનો ઉપાય મને સમજાય અને તમારા સ્વરૂપના વધારે વધારે મને મહિમા જણાય એવી જિજ્ઞાસા એ જિજ્ઞાસુ ભક્તમાં ઉત્તમ જિજ્ઞાસુ છે હવે આ ત્રણ છે એમાં પેલા બે આત્મ અને માર્કંડેની જેમ ઐશ્વર્ય ભગવત ઐશ્વર્ય જીજ્ઞાસુ એ આમાં કોઈ બેઠો છે એવી ઈચ્છા હોય એવી આત્મારે દર્શન કરી લેવું છે ઉપવાસના દ્રઢ થાય નિષ્ઠા થાય એવી જીજ્ઞાસા મળે એવા મળે ગોતતા મળે બાકી તો સામાન્ય જીજ્ઞાસા થવું ને પડી છે જ્યાં મળે એટલે તરત જિજ્ઞાસા કરે છે તમારે શો કરવાનું પછી એમને નથી પીજ્યું એક કાકા રેલવે સ્ટેશન ઉપર આઠા મારતા હતા તે એક બારી પાસે જઈને ઉભા રહ્યા એક મહિલા કર્મચારી છે નામ કીધું બહુ સારા નામ રાખ્યા છે અહીંયા નોકરી કરો છો તો કાંઈ જ કરતા હોય તે જ બેઠા હોય ને એમ સારું સારું શું પગાર આપે છે અરે પણ શું કાકા તમે આ લપ કરો છો તમે પૂછવા જેવું શું પૂછો છો ના ના ના જવાબ આપો શું પગાર આપે છે ચીડાતા મને કીધું પગાર આટલો આવે સારો સારો કેટલી ઉમર થઈ એટલે ઉમર કીધી પરાય પરાયે લગન પેલી વિફરી અંકલ અત્યાર સુધી મેં તમારી મર્યાદા રાખી પણ પછી પૂછવાનું ના પૂછવાનું તમે પૂછવાનો વિવેક છે કે નહીં શું મંડી પીડ્યા છો અરે આ કોણ મંડી પીડ્યો છો આ તો પૂછપરછ ઓફિસ લખ્યું છે એટલે પૂછવું છું એમાં આટલા બધા ખીજાય હું આવું આવી જીજ્ઞાસા તો આઠ દસ જણા બેઠેલા ચડી ગયા દોઢ હાથ નો પાકડો અને બડકમદાર ઘોડો વજન જીલે છે કે એવા દરબાર એ ગામ ગોંદરે આવીને આંકડો પડે એમાં સગન કાનજી કોણ છે મગન બેઠો ને દસ જણા માં મગન ઉભો થયો એ કે હું સગન કાનજી અને દરબાર ઘોડેથી ચૌદ જણા બેઠા હતા ને એ કેવાય ને તું ક્યાં છગન કાનજી છો મફત નો હું ઉલડ્યો હું છગન કાનજી છું તું મગન છો તે શું કામ કીધું છગન કાનજી મારે જાણવું હતું કે હું કામ હતું છગન સગનનું કામ હું હતું મારે જાણવું હતું જીજ્ઞાસા તો ભગવાન ના મહિમા ઉપાસના નિષ્ઠા શ્રદ્ધા મહિમા સત્સંગ વધુ થાય એવી જીજ્ઞાસા જાગે તો શ્રેષ્ઠ જીજ્ઞાસ છે એ થઈએ ભૂલ સુધારીએ એ ઉત્તમ છે ચોથો રહ્યો તે જ્ઞાની ભક્ત છે બીજું કોઈ કામના કરવા જેવું જ નથી આ રસ છે આનંદ ઘન છે આ બસ આના સિવાય બીજું કઈ પણ ચા અને પાછો સાક્ષાત્કારી છે જ્ઞાની ભક્ત સાક્ષાત્કારી છે મૂર્તિને સાક્ષાત્કાર દેખે છે અને એનો રસમાં એના ભજનમાં એના ધ્યાનમાં નિમગ્ન છે પ્રહલાદજી મહારાજ છે સનકાદિક મહારાજ વ્રજની ગોપીઓ છે ગોપાલંદ સ્વામી ગુણાતીતાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી ફરોતભાઈ ગોવર્ધનભાઈ અજ્ઞાની ભક્તો છે જે ભગવાને કહ્યું કે શ્રેષ્ઠ ભક્તો છે મને પ્રિય ભક્તો છે એ આજ અહિયાં શ્રીજી મહારાજે કહ્યું क्या आ ज्ञानी भक्त श्रेष्ठ है शाने भगवान शिवा त्री भक्त त्रन मैं निम्न बे चार बे छाने बराबर थी कामना, कामना भजे ગજેન્દ્રને જોઈતું હતું દુઃખ ટાળવું હતું એટલે ભજતો હતો ધ્રુવજીને રાજ જોતું હતું એટલે ભજતા હતા પ્રહલાદજીને શું જોતું હતું એને શું જોઈતું હતું રાજ તો એના બાપ પાસે હતું જ દેવતાઓ ઉભી પૂછડીએ ભાગે એવો તેનો બાપ સબળ હતો ભજન બંધ કરી દે આ બધું તારે ખાતે જ છે તો કે ના તું તો મછરિયા જેવો એના બાપ નહીં કે હું કઈ એમ ભજન બંધ કરું મારે રાજ નથી જોતું આને રાજ દે છે તો લેતા નથી ભજન છોડતા નથી ધ્રુવજીને રાજ જોયે છે ભજન કરે છે છતાંય ધ્રુવજી છે આ તો વચ્ચેની જ વાત છે પ્રહલાદજીને કઈ જોઈતું નથી એક બાજુ બાપ આપે છે તોય નથી લેવું બીજી બાજુ એના બાપ ને મારવા માટે ભગવાન નરસંગ રૂપે પ્રગટ થયા અને પછી એનો નાશ કર્યો અને ખોળામાં લઈ દાંત પ્રહલાદજીને કીધું માગો માગો તો મારે નથી જોતું ભગવાન આપે તોય નથી જોતું બાપ આપે તોય નથી લેતું શું જોયે છે મહારાજ એવું વરદાન આપો આજ પછી કોઈ દિવસ તમારી પાસે કઈ માગવાની ઈચ્છા જ ન થાય એવું વરદાન આપી દા ભક્ત છે હવે આપણે વિચાર કરીએ કે આવું થવાય રોજ આવડું લિસ્ટ લઈને જાતા હોય ઠાકોરજી પાસે ઈ લિસ્ટ સાંભળી નથી એકતો એટલે આ બા છ છ ઉભા રાખવા પડે છે ઠાકોરજી આટલા બધા હુકમ પત્ર મને એક જણો કે હુકમ પત્ર કેટલા આવે બધાનો સાંભળ્યો કોણ અને વેચી લીધું છે આ બધા તું અડધું સાંભળ તું અડધું સાંભળ સાંભળે અને તોય પાછું એક હાથ આંબ રાખે બસ આવા આવે ને કેમ છેટેજો દરવાજે प्रहलाद जी जेवा भक्त अहेतु किम भक्ति इथम भूत गुणो हरि आत्माश्च मुनियो निर्ग्रंथाप्य क्रमे निष्काम भक्ति करे એટલે જ્ઞાની અને વાતે સાચી ને ભાઈ તમે જો વ્યવહારમાં પણ જો દુનિયામાં પણ જો બધે જો કોઈ કોઈની પાસે કઈ માગે એ ગમે નહીં ન માગે એ બઉ વાગે તમારી પાસે રોજ સમજ્યો બેસવાડો પાડે તો વાંધો નથી પણ રોજ કઈક કઈક માગે દૂધ લાવજો ને ખાંડ લાવજો ચણા લોટ લાવજો સ્કૂટર લાવજો સાયકલ લાવીજો ટેપ લાવજો ગમે છોકરાને તરત કહી દે હમણાં ઓછું હાણસી ભરાઈ જાય માગે કોઈને નથી ગમતું ભગવાનને નથી ગમતું એવું નથી પરંતુ કામના છે ને ભગવાન ચાલો એના છે તેની પાસે માગે પણ એને પદાર્થ ઉપર પ્રેમ છે એટલે પડદો થઈ જાય છે એટલે ભગવાન એને ગૌણ છે જોઈએ છે એને છોકરાને પેંડો જોતો હોય તમે આપી દો છોકરો તરત શેરીમાં જ રમવા તો બાપુજી પાસે કઈ ટટોલતું નથી રૂપિયો ન આપો પેન્ડો ન આપો તો તમારા આંગળી મારી આપી દો એટલે ગૌણ થઈ જાય પદાર્થ મુખ્ય થઈ જાય એટલે ભગવાને એને મેળ નથી થાય છૂટી જાય થાય છૂટી જાય થાય છૂટી જાય એ કચાશ ટાળવા આપણા ભલા માટે ભગવાન કે છે બાકી માગે કે ન માગે એને કશો ફેર પડતો નથી એ તો ન માગો તો આપવાય બેઠો છે એને મોઢામાં ખવડાવત ને ખોળામાં રમાડતો જાત અહોતરે જાત તો હાથ ફેરવા ને પાણીનો પ્યાલો પીવડાવત અને ઊંઘ આવે તો મારા ખોડામાં સુડાવીને એને વાલ આપત પણ એક પેંડા માટે લઈને શેરીમાં રખડવા ભગવાન ને દુઃખ ભગવાન ગોણ થઈ જાય છે બસ તમારી રીતનું સાદું દ્રષ્ટાંત આપો તમને વાંધો નથી ને એમાં તમે અહીંથી મર્સિડી ગાડી લઈ અને તમે વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શને જાઓ દર્શને ગાડી શું છે સાધન લક્ષ્ય શું છે હરિકૃષ્ણ મહારાજ વડતાલના રાજાધિરાજ છે એ લક્ષ્ય છે ગાડી સાધન છું બરાબર તમે ત્યાં જાઓ ત્યાં એક જણો ત્યાં હરિકૃષ્ણ મહારાજ પાસે એસટી બસમાં હળદોલા ખાતો ખાતો આવીને બેઠો હોય અને મોટે રાગે ભગવાનના કીર્તન ગાતો હોય તારી કરુણાનો કોઈ પાર નથી તું અવળી અવળી કરણાર કરુણાનો કોઈ પાર નથી તમે કહો કે ભગાત આ તમે ભાવ કરુણ ગીત ગાયો તારી કરુણાનો કોઈ પાર નથી આમળીના આંખમાં આંસુ આઈ જાય તમને આંખમાં આંસુ આઈ ગયા તમારી ભક્તિનો ધન્યવાદ છે તો કે આ ભક્તિની ધન્યવાદ તો છે બાપા પણ એ ભગવાનને પ્રાર્થના કરું છું થોડા રૂપિયા મળી જાય ને તો જરા મારુતિ ઈંડિકા લેવાઈ જાય ને જુઓ તમારા માટે સાધન ગાડી હતી એને ઠાકોરજી લક્ષ્ય હતું એના માટે ઠાકોરજી સાધન છે ગાડી છે એ લક્ષ્ય છે ઊંધું થયું એ ઠાકોરજીને સાધન તરીકે ઉપયોગ કરે છે સમજાયો ભેદ એટલે એને ઠાકોરજી ગૌણ છે ગાડી મુખ્ય છે એમાં ત્રણ ભક્તો છે ને એને કઈ કામના છે એટલે ભગવાન ગૌણ થઈ જાય છે અને જે જોઈએ છે એ મુખ્ય થઈ જાય છે એટલે એનો પ્રેમ અખંડ રહેતો નથી સાધન મળી જાય તો પ્રેમ ફૂંકાઈ જાય ઘણા લોકો દુનિયામાં તમને કોક કોક મળે એવા કે એને તમે કોરી રોટલી આપો ને તો એમ સ્વાદથી જમી જાય અને મોટા ભાગના તમે જોઈ ગયો રોટલી પીરશો ને પછી કાંઈક એને શાક દાળ છાસ દહીં અથાણું કંઈક આપવું જ પડે ન આપો તો એને રોટલી ગળે ઉતરે જ નહીં ઢહકાય જોયે છે ને આવા રોટલીમાં સ્વાદ ના આવે રોટલીમાં સ્વાદ એને નથી આવતો અથાણામાંથી સ્વાદ આવે છે स्वाद स्वादी दुख टाड़ू जो दुख बहुत हफेटवे तो भगवान बहु रस आए आखि मसुड़ा हमारी एवं जो दुख धीमू पड़ी जाए तो भगवान मदीमो पड़ पड़ी जाए પેલી મહત્વ અર્થાર્થી ને ભક્તિ પણ ધીમી પડી જાય જીજ્ઞાસુ છે એને જીજ્ઞાસા ધીમી પડી જાય તો ભગવાનમાં રસ પણ ધીમો પડી જાય પણ જે જ્ઞાની ભક્ત છે એને તો રોટલીથી જ સ્વતંત્ર સહજ સ્વાદ આવે છે એને કોઈ અથાણાની જરૂર પડતી નથી એમ એને ભગવાનની મૂર્તિ જ પર્યાપ્ત છે એટલે એનો પ્રેમ એની ભક્તિ એ ક્યારેય વધતી ઘટતી નથી અખંડ રહે છે આ જૂનું વચનામૃત ની પ્રથા જે છાપેલી એ હું નજર કરતો હતો આ વચનામૃત ઉપર એમણે એક ફૂટનોટ નીચે મારેલી એક જ્ઞાનીને માટે શબ્દ છે જ્ઞાનીને માટે ભગવાને કયું છે આ કે જ્ઞાની છે એની એક ભક્તિ છે મતલબ એક ભગવાનમાં જ ભક્તિ છે ભક્તિ એટલે પ્રેમ આરાધના જયારે બીજા ત્રણ ભક્તો જે આર્થ અર્થાર્થ જિજ્ઞાસુ છે એને બે બે ભક્તિ છે એ સંસારને પણ ભજે છે અને ભગવાનને પણ ભજે છે જયારે જ્ઞાની ભક્ત સંસારને પદાર્થને ભજતો જ નથી એમાં એને કોઈ પ્રેમ નથી ભક્તિ નથી કઈ નથી એને એક ભગવાનમાં જ પ્રેમ છે અને એ પ્રેમ ઉપર જ ભાઈ પ્રાપ્તિમાં ભેદ પડી જાય છે ના હવે સાંભળવાનું છે પ્રાપ્તિમાં ભેદ પડી જાય છે લક્ષ્ય ફરી જાય એટલે પ્રાપ્તિ ફરી જાય એક રાજા હતો બહુ મોટું વિશાળ રાજ્ય જીતીને ઘણું વેળું કરેલું પછી પોતાને એમ થયું કે હું મારા રાજની થોડી ખબર અંતર પૂછું ને કોઈ પ્રદેશો જીતાય તો જીતતો જાઉં નીકળી ગયો મહિનાઓ વ્યતીત થઈ ગયા અનેક પ્રદેશો અનેક સમૃદ્ધિઓમાં રાજા વિચારતો ગયો પાછો ફરવાનો વિચાર થયો કે હવે તો વર્ષ દોઢ વર્ષ થઈ ગયો હવે હું પાછો ફરું એમણે સંદેશો પોતાની રાણીઓ કે ઘણી જૂના જમાનામાં રાજાઓ રાખતા એટલે એમને સંદેશો કેવડાવ્યો કે હું હવે આ પ્રદેશોમાં ખૂબ ફર્યો છું અહીંયા અનેક જાતની વસ્તુઓ મળે છે તમારે જે જોઈતું હોય એ તમે લિસ્ટ નોંધીને તમે મોકલો તો એ બધી વસ્તુઓ લેતા આવું હમ અને પછી કોઈ રાણીઓ સુગંધી અત્તરો તેલ કોઈ વસ્ત્રો ગરેણાઓ સાડીઓ પોશાકો કોઈ જ્વેલરી ઘણું ઘણું લખ્યું ભાઈ એ બધા જ કાગળો રાજાની પાસે આવ્યા જે આવ્યા એ બધા તરત અનુચરોને પ્રમાણે કહીને બધું કલેક્ટ કરતા ગયા પણ એમાં એક રાણીએ લખ્યું હતું આપ પધારો જલ્દી આપ પધારો બીજું મારે કઈ જોઈતું નથી હું તો તમને જ્યારે નિરખું ને મારા હાથે હું જ્યારે તમને ભોજન કરાવું ત્યારે મારા જીવને જમ્પ વળે ત્યાં સુધી મારી આંખમાં નિદ્રા નથી સુખેથી ચેન નથી એક રાણીનો પત્ર રાજા બધી વસ્તુઓ તો લઈને પાછો આવ્યા એટલે જે જે હતી રાણીઓ એને બધી અનુચરો દ્વારા કહ્યું મોકલાવી દો બધાને મેલે વસ્તુઓ પહોંચાડી દીધી પણ જે રાણીએ કહ્યું કે આપ પધારો છે યુદ્ધ રાજાએ એને મહેલે જઈને મુકામ કર્યો કારણ કે એને એક ભક્તિ હતી બીજીને ભે ભક્તિ હતી એમ જયારે સકામ થાય છે ત્યારે અટવાઈ પડે છે એને માલિક થી છેટું રહી જાય છે વસ્તુઓ પદાર્થ મળી જાય છે પણ માલિક મળતો નથી નારાયણની મુલાકાત નથી થતી ભગવાનની મૂર્તિનું સુખ મળતું નથી અંતરાય રહી જાય છે અર્થાર્થી હોય કે આર્તભક્ત હોય તો સુખ દુઃખના પદાર્થોમાં ક્યાંય ને ક્યાંય જાય છે ભલે અંતકાળે ભગવાન તેડવા આવે તો પણ એને સુખમાન દુઃખમાં રસ રુચિ હોવાથી સંસારના પદાર્થોમાં રસ હોવાથી જીજ્ઞાસુ ઐશ્વર્ય લોક લોકાંતરો જોવાની ઈચ્છા હોવાથી ગમે ત્યાં રહી જાય દેખાય જાય એટલે રોકાઈ જાય કઈ સારું છે અને આત્મ છે એને આત્મામાં તૃપ્તિ થઈ જાય એટલે પછી ત્યાં સ્થિર થઈ જાય ભગવાનની મૂર્તિનો રસ મૂકી દે તો આ પ્રાપ્તિમાં પણ બહુ મોટો ફર્ક પડ્યો આ કચાશ ટાળવા માટે શું કરવું એટલે શ્રીજી મહારાજે અહીંયા કહ્યું હવે ઈલાજ સાંભળવા જેવો છે શ્રીજી મહારાજે કહ્યું કે નિશ્ચય તો બધા ચારી ને સરખો છે પણ જ્ઞાનીને ભગવાનના મહિમા યથાર્થ જાણે છે જ્ઞાની એટલા માટે એને કોઈ કામના નથી પેલો મહિમા યથાર્થ જાણતો નથી એટલા માટે એને ભગવાન વિના બીજી કામના છે જો મહિમા જાણે તો કોઈ વાંધો નથી નિશ્ચય સરખો જ નિશ્ચયને મહિમામાં ભેદ છે આ ભગવાન છે એ નિશ્ચય છે પણ આ ભગવાન કેવા છે એ જાણતો નથી એ મહિમા છે આ લીમડો છે એ આપણે જાણીએ છીએ કે નહીં એ નિશ્ચય છે આ લીમડો છે એ નિશ્ચય છે પણ લીમડો કેવો છે એ તો વૈદ જાણે છે તત્વતઃ તો વૈદ જાણે છે મહિમા વૈદને લીમડાનો છે આપણને નથી આપણને નિશ્ચય પાકો છે ગમે તેમ તલવાર લઈને કોઈ આવે તો એમ ન કહે કે આ પીપળો છે નિશ્ચય દ્રઢ મહિમા નથી તત્વતઃ નથી જાણતા થોડા વખત પહેલાં જર્મનીથી એક રસાયણ આ દેશમાં આવ્યા ઇન્ડિયામાં ભારતમાં ચારે બાજુ ફરીને લીમડા જોયા ને તો ખુશ થઈ ગયું અને એણે જે કહ્યું ને એ સાંભળવા જેવું છે એ કે આ દેશની અંદર આ હવામાનમાં આટલા સરસ વગર ટ્રીટમેન્ટે કાગડાની હગારમાંથી પણ આટલા બધા લીમડા ઉગે અને ઘેઘૂર થઈ જાય નહીં કોઈ એને વોટરિંગ કરવાનું અરે અને છતાં આ દેશ ગરીબ આમાંથી કેટલા બધા રસાયણો મળે એમ છે આની લીંબોણીના તેલમાંથી કેટલા રસાયણો મળે એમ છે એ તમે ખેંચો એસેન્સ બનાવો એ રસાયણોને વેચો માર્કેટમાં દુનિયામાં તમારો દેશ અઢળક સંપૃતિથી છલકાઈ જાય અને આ દેશ ગરીબ છે મને તો આશ્ચર્ય લાગે છે એલ્યા ભાઈ નિશ્ચય અમે તો ખાલી નિશ્ચય રાખ્યો છે કે આ હળદર કેવાય આંબળા કેવાય મહિમા તો એલા લોકોને છે એને પેટન્ટ કરવું છે અમારે આમળા ઉપર પેટન્ટ કરી નાખો હળદર ઉપર પેટન્ટ કરી નાખો આપડે તો રોજ દાલ ઝાકમાં નાખી હલાઈને ખાઈ જાય છે બીજી કઈ ખબર નથી એવી જ રીતે આ ભગવાન છે એમ તો ભાઈ નિશ્ચય છે સ્વામિનારાયણ ભગવાન છે કોઈ એમ નહી કે ભાઈ નથી જે ભજે છે નિશ્ચય છે બરાબર છે પણ કેવા છે એ ખબર નથી જો એ જાણી જાય તો પેટ ન થવા દોર લડત લે લીમડા ઉપર પેટર્ટ નહીં હળદર ઉપર નહીં હવે અમને ખબર પડી ગૌમૂત્ર ઉપર નહીં કેમ ચાર રૂપિયા લીટર મળે હવે નહીં નહીં બિચારી ગાયો અત્યારે હવે વાંહે તપેલી રખડે ડોલું લીન રખડે ગાયું જોયા શું કરે છું આગળ કોઈ આવતું નલીમા થયો બોલો મહિમા વગર થાય એમ ભગવાન પાછળ કેમ ન ફરાય ગૌ મૂત્ર નો મહિમા સંભળાય સમજાય અને ગાય વાહે વાહે રખડાતું હોય તો ભગવાન મહિમા સમજાય ત્યારે એની પાછળ પાછળ કેમ ના રખડાય કેમ ના રખાય મહિમા સમજાય તો પણ આર્ત અર્થાર્થી જીજ્ઞાસુ ત્રણેયને જો મહિમા સમજાઈ જાય તો જ્ઞાનીને બરાબર થઈ જાય બરાબર ત્રણેયને મહિમા ભગવાનનો સમજવા માટેની રીત પણ જુદી જુદી છે જિજ્ઞાસુની રીત જુદી છે જિજ્ઞાસુને આત્મ જે છે ને આત્માને દર્શન જોયે છે રસ માણો છે ને એને ભગવાનનો મહિમા સમજવો જોઈએ વ્યાસ માલ્મિક જેવા આત્મદર્શીઓ સુખસનકાદિક જેવા આત્મદર્શીઓ શિવ બ્રહ્માદિક જેવા આત્મસત્તા રૂપે વર્તનારાઓ પણ નારાયણનું ધ્યાન કરે છે સુખદેવજી મહારાજ પણ નિર્ગુણમાં સ્થિતિ હોવા છતાં સગુણ શ્રી કૃષ્ણની લીલામાં ડૂબી જતા હોય તો એ રસ કેવો સ્વાદ હશે કેવો મહિમા હશે અને હું આ બુંદમાં અટકી ગયો અને પેલા લોકો એમાંથી બહાર નીકળી નથી શકતા માટે કેટલો મહિમા અને કેટલો અગાતતા છે એમ સમજે ત્યારે એને પોતાની જે કચાસ છે ને એ ટળી જાય અને જે ભગવાનના ઐશ્વર્યો જોવા માટે ઝંખના કરીને ભગવાનની મૂર્તિને છોડે છે એમ વિચારે કે ભાઈ હું આ બધું આ લોક લોકાંતરોમાં જુદા જુદા ધામમાં વિભૂતિઓના નાનાનું દર્શન કરવા ઈચ્છું છું ભગવાન છૂટી જાય છે નહીતર આ બધી જ વિભૂતિઓ ઐશ્વર્યોનો માલિક તો ભગવાન છે એને જ હું પકડી લઉં અને પકડી રાખું માગ્યા વગર ભગવાન બધું દેખાડવાના જ છે એની સાથે તદાત્મ પણ થાય એટલે અનંત બ્રહ્માંડોનું દર્શન થઈ જવાનું છે તો હું ભગવાનનો જ આવો અપરિમિત મહિમા છે એને કેમ મૂકી દઉં જીજ્ઞાસુ જો આ સમજી જાય તો એની કચાશ ટળી જાય અર્થાર્થ જે સુખને માટે જે તડપે છે એ પંચાળાના પહેલા વચનામ્રતમાં શ્રીજી મહારાજે બહુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે જેમ કોઈ મોટો શાહુકાર હોય અને ગરીબ ને રાંક ને માટે ધર્મશાળા ભવનો બંધાવી આપ્યા હોય પણ એના ભવનો કેવા દેવલોકર જાતની સમૃદ્ધિઓ વાવ કુવાવ અને બધી સગવડતાઓ એટેચડ બાથરૂમ વાળા બધા હોય એના મકાનો જો આ એના કર્મચારીઓના આવા હોય અથવા તો રાંકના આવા બનાવી આપ્યા હોય તો શાહુકાર ને ઘેર કેટલી એને ઘેરે કેટલું હશે તો આ બ્રહ્માંડમાં મનુષ્યોના દેવલોકું તો પછી દેવતાનું સુખ વધારે છે દેવતા કરતા ઇન્દ્રનું સુખ વધારે છે ઇન્દ્ર કરતા બ્રહસ્પતિનું સુખ વધારે છે બ્રહસ્પતિ કરતા બ્રહ્માનું સુખ વધારે છે બ્રહ્મા કરતા વૈકુંદિક ધામનું સુખ વધારે છે એની બધા ધામ કરતા જે કેન્દ્ર છે ભગવાનની મૂર્તિ એનું સુખ તો અનધિકા છે આનંદ છે આવો જયારે મહિમા સમજાય ત્યારે અર્થાર્થી ભક્ત એની કચાશ ટળી જાય સમજાય ત્યારે પછી રહ્યો આર્થભક્ત દુઃખી ભક્ત એ વિચારે કે ભાઈ આ દુઃખ તો કોઈ અંત જ નથી એકને નાબૂદ કરો બીજા નવાણું ઉભા થાય આ તો વણધારાના પોઠિયા જેવું છે પેલી સજા કરેલી ને કે તારે સો પોઠિયા બેસી જાય ને પછી તારે સુવાનું ત્યાં સુધી તારું સુવાનું નહીં તો આખી રાત બેટા ધીમે ધીમે બધા પોઠિયા બેસી ગયા પણ એ કાળું મળતા લતું ને એ તો ઉભુજર્યું આનાથી એક બેસી જાય ને તો હું નિરાય તે હોઈ જાઉં પણ એવું ને નક્કર વાહડા જેવું તે બેસે જ નહીં કાટમાળ જેવું આને એમ થયું કે આમાં કંઈ હાહતો છે એની કાંઈ વજન તાકત તો છે એની જરા વજન દઉં ને બેસી જાય પડખે ધીને થી જઈને કોણ ઇંડી પીડ્યુંતેર આવીને ઉભા રે એટલે આર તો ફક્ત હરું નથી ભાઈ અને એ દુખ ને દૂર કરવા માટે હું જે ઈલાજ કરું છું એ તો મારી મૂર્ખામી છે કેમ કુતરી ભૂખી છે વાંધો નહીં કામ ધેનુને દોઈ અને કૂતરીને પીવડાવવાનું ડુંગળીના ખેતરને કેસરનો વાળ કરવાની ડુંગળી માટે કિંમતી કેસરની વાળ કેમ ડુંગળી કોઈ ખાઈ ન જાય ને તો આવા જે ભગવાન સુખના રાશિ છે એનું જે ભજન એનો જે પ્રતાપ છે એનો જે નામનો પ્રભાવ છે શ્રીજી મહારાજે કહ્યું કે એકવાર મરતા વખતે પાપી ગમે તેવો હોયને નામ લે તો બ્રહ્મ મોહલને પામી જાય એવું ભગવાનના નામનો એક નામનો મહિમા છે એ ભજનને હું આ સંસારના દુઃખ ટાળવા માટે જ વટાવી નાખું છું નરસિંહ મહેતા જ્યારે કુંવરબાઈને મળવા ગયા મામેરા માટે ત્યારે કંઈ લઈ ન ગયા અને સવારનું પહોંચે નરસિંહ મહેતા તો ભગવાન કૃષ્ણનું ભજન કરીને પૂજા કરે છે સાસુએ બહુ મેણા માર્યા કુંવરબાઈ મળવા આવી છેટે ઉભે આમ થાંભલે થાંભલે પણ આ બાપુ ભજનમાં લીન હતા પોતાની આ સાસુના મેણા ટોણા આ બધું દેખાય એક બાજુ એનો બાપ ભજનમાં લીન દેખાય દીકરીથી રેવાનું નહીં ને બાપનું ગૌરવ ખંડિત થતું હતું એટલે દીકરીને થોડું ઓછું આવ્યું ધ્રુસકું મુકાઈ ગયું એટલે નરસિંહ મહેતા એકદમ જાગી ગયા હા હા હા હા કુંવર દીકરી શું છે એટલે દોડીને પગમાં પડી ગઈ બાપુજી મને કોઈ બીજું નથી પણ તમે કઈ લાવ્યા નથી હું જાણું છું કે આપણી પાસે કઈ નથી પણ મારી કકડી સાસુ મારી પાછળ પડે છે આ આ તમારો નાથ છે એની પાસે કોઈ કમી નથી એને જરાક કહી દુ લાજ રહી જાય પછી જે નરસિંહ મહેતા બોલ્યા છે ઓ એ લખવા જેવું નરસિંહ મહેતા કે દીકરી તું આનો મહિમા જાણ એના કરતા હું તો એનો મહિમા સાક્ષા દેખું છું દીકરી હું એને કઉ ઢગલો કરી દે બ્રહ્માંડમાં ન હોમાય એટલી સમૃદ્ધિ આપી દે પણ હું તારી એક વાત તને પૂછી લઉં દીકરી કે આ લોકની સમૃદ્ધિ છે એ ઠીકરા જેવી છે એ ઠીકરા માટે આ મારા કૃષ્ણના નામરૂપી ચિંતા મળીને તું વટાવવા માગતી હોત તો રજા વટાવ કુંવરબાઈ કે ના ના ઠીકરા માટે ચિંતા મળી નહીં વટાવતા આ સંવાદ કૃષ્ણએ સાંભળ્યો મામેર ઉભા આવી ગયું ભાઈ માગવું ક્યાં પડે ये महिमा जय समय जाए तरह आर्त भक्त हो क्या भगवान पास मकते आ रीते महिमा समझे तो, तो कचास टी जाए थोड़ बाकी समय प्रथम ना तोतेरमा वचना श्रीजी महाराज कीधु वचनाम्रत कोई हो आखू वचनामृत लगभग बहुत कनेक्टेड होट एक बीजा पुर्वा पर संबंध हो संगति हो એ વચ્ચે એની જે કડી હોય છે ને એ કડી આપણે જો સમજાય તો બહુ મજા આવે એ આમાં કડી છે કડી શું છે પ્રથમના તોતેરમાં વચ્ચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે સંપૂર્ણપણે આ જગતના પદાર્થોમાંથી કામના ક્યારે ટળી જાય કે જ્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાય અને પૂરેપૂરું આત્મજ્ઞાન થાય ત્યારે કોઈ પદાર્થમાં વાસના ન રહે તો આ મહાત્મય તો આપણે સમજી લીધું સમજી લીધું એટલે સાંભળી લીધું પણ આત્મજ્ઞાનનું શું બે ભેળા થાય તો કોઈ કામના ન રહે આત્મજ્ઞાન જરૂરી છે એટલે જ એક શબ્દ મૂક્યો છે એક કે કેટલો કેટલો આટલું સંપૂર્ણ ગુજરાતી ભાષામાં કોઈ ગ્રંથ હોય વચનામૃત જેવો બીજું અમને નજરમાં નથી આવ્યો એક જ શબ્દ મૂક્યો મહારાજ કે જ્ઞાની છે એ બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને બીજા છે એ દેહરૂપે વર્તે છે નદીનો તટ હોય આ રિવરફ્રન્ટ જેવું જે કર્યું હોય ત્યાં બધા ઝૂપડા બાંધી કાયમી રહેતા હોય અને સાબરમતી સમૃદ્ધ તો વહી જાય ઘણી વાર છોકરા પોતે એકાદ બચે એ વળી ટેકરા ઉપર જઈને બેસે વળી પાછું પૂરું અસરી જાય ને વળી પાસે ત્યાં ત્યાં ઝુપડા બાંધે પણ તમે દૂર ઊંચે બાંધતા હોતો ઊંચે બાંધે એને કોઈ નદી પ્રવાહ નડે હમ આ જ્ઞાની છે ને ઊંચે ઝુંપડું બાંધી ને બેઠો છે અને આ જે માગવા વાળા જે ભક્તો છે ને આરતા અરતારજી તટમાં ઝૂપડા બાંધીને બેઠા છે વારે વારે આવે ને બધું ડોળીને લઈ જાય રોવા બે બાજુ ઉપર બાંધવાનું હુંજતું નથી અને સૂજે તો બાંધી શકતો નથી જો તમને કહું મુંબઈમાં હમણાં પૂરવાનારત થઈને એને આ બે પાંચ વર્ષો પેલા આવું થયું હતું આ વખતે ઘણાનું તણાઈ ગયું મેં એક ભગત કીધું મેં કીધું આ તમારે આટલું આ વખતે ડૂબી ગયું એની પેલા બધું ડૂબી ગયું હતું એના કરતા જ્યાં ડૂબમાં ન જતું હોય ત્યાં દુકાન લઈ લેતા હોય રાખી દેતા હોત મને કે કરવું તો છે પણ પોહાવવું જોઈએ આત્મસત્તા આત્મસત્તા રૂપે સાંભળીને વર્તવાનું મન તો થાય પણ ત્યાં ઝુંપડું બાંધવાનું પહોંચ થવું જોઈએ ને જો ત્યાં ટોચ ઉપર એને ઝુંપડું બંધાઈ જાય નિવાસ મળી જાય તો પછી સંસારનો કોઈ પ્રવાહ જ્ઞાનીને જેમ નડતો નથી એમ આને પણ નડે નહીં એટલા જ માટે આત્મજ્ઞાન છે અને નિશ્ચય પણ કર્યો હોય છે દેહ ઇન્દ્રિયો અંતકરણથી આ જીવ નોખો છે જાગ્રત સ્વપ્ન સુસુપ્પતિ સ્થુલ સૂક્ષ્મ કારણ ત્રણ દેહથી આ જીવનું સ્વરૂપ બિલકુલ ન્યારું છે ગમે તેમ કરી નિશ્ચય દ્રઢ કર્યો હોય તો પણ સંકલ્પ નો યોગ્ય કરીને પાછો ભજન સ્મરણ કરતો કરતો જીવ દુખ્યો કેમ થઈ જાય છે બઉ મજાનો પ્રશ્ન સમજવો કદાચ સરળ છે પણ આ નોખું બહુ કઠણ છે જો નોખું પડી જાય તો મહિમાનું અમૃતિ પાત્ર રહી જાય પછી વાંધો આવે નહી દેહ જુઠ્ઠો છે આત્મા સત્ય છે બરાબર છે આમાં કોઈ ના નથી પાડતું મતલબ બધા સમજે છે બધા મહાજ્ઞાની જ છે આપડે દેહ વિકારી છે મળી ભરેલો છે અસ્થિ પિંજરું છે દુર્ગંધુક્ત છે નાશવંત છે એમાં કોઈ સુવર્ણ નથી કોઈ સુગંધ નથી સુખ નથી બધું એ રાત્રે ઉઠાડીને આપણને હેરાન કરે છે ટાઢોડામાં બધી વાત સાચ છે આત્મા તો બસિદ આનંદ બ્રહ્મ બ્રહ્મા આનંદ બીજું કઈ શું નથી અને આ સંસાયા છે ગાડી ની જગ્યા છે મને કી એમ ક્યાંથી આવીશું અરે જવડું છે એટલે હું સમજું ને જવડું મેં કીધા જવડું શું પડે કઈ થેલી છે બારતા નું તો ડેકી ને નાખી દઈ અને ના ના ના ઘરવાળું એના વગર રહી આપતો નથી પાછો જરડું છે ભાષા વાપરે સુખદેવજી વાપરી નો ભાગવત માં નથી જરડું છે પણ નોખું નથી પડતું જ્ઞાન તો આપણે બધાને છે કે આત્મા છે સત્ય છે દેહિ ખોટો છે દુઃખરૂપ છે સંસારે પણ દુખરૂપ છે આ અમારા કરતા તો તમને વધારે ખબર હોય પણ કોઈ અડધો કલાકે વધારે રોકાતો નથી અહીંયા સમજાય છે પણ નોખું પડતું નથી હમ એટલે ઉપનિષદ માં લખ્યું છે બઉ મજાનો વિચાર કરીએ નાખવા સેલા છે ભાષણો આપી દેવા સેલા છે પીએચડી ની ડિગ્રી લઈ લેવી શેલી છે પણ નોખું પડવું કઠણ છે આત્માવાર એ દ્રષ્ટવ્યો શ્રોતવ્યો મંતવ્યો નિધિ એ બરાબર છે વિચાર શ્રેષ્ઠ પરિબળ છે હમ કોઈ પણ વિચાર પેદા થાય તો એ પ્રમાણે પછી એક્શન થાય દુનિયામાં સરળ છે ન્યૂટન બગીચામાં બેઠો તો સફરજનના ઝાડ નીચે ઉપરથી સફરજન માથે પીડ્યું અને ન્યૂટન વિચાર કરતો થઈ ગયું કે ઉપર ન ગયું નીચે કેમ આવ્યું બોલો એને વિચારમાંથી આખું ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી નાખ્યો સ્ટીવન્સન બેઠો બેઠો ચીરું પીતો હતો અને આ પીડાતા કોલસા એના ઉપર એને કીટલીમાં ચાય મૂકી એ ગરમ રહી એટલા માટે પણ ઓલી બહુ ઉકળી ગઈ ને એટલે ઢાંકણું ડફડફ ડફ ડફ ડફડફ ડફડ થયા કરે વરાળથી એ કે આટલી બધી તાકાત વરાળમાં આનું તો કામ લેવું જોઈએ એમાંથી રેલવે એન્જિનની શોધ કરી એટલે વિચાર થાય દુનિયામાં તો એ પ્રમાણે શોધ કરવી શૈલી છે કારણ કે માયાનું ક્ષેત્ર છે એમાં માયાનું કાર્ય થઈ શકે છે એકવાર વિચાર આવે તો થાય પણ આ તો માયા ની અંદર રહીને માયા ને જુદી પાડવી એ ખાલી વિચાર આવી જાય ચોપડીમાંથી વાંચી લઈ સત્સંગમાંથી સાંભળી લઈએ મહારાજ કેમ કોઈ સાંભળીને વિગત કરી લે હું આત્મા અનાત્માનો વિવેક કરી લઉં આત્મા એટલે આત્મા એટલે દેહ સંસાર બધું એમ શક્ય નથી હા બહુ વિચાર કરે શ્રવણ કરે મનન કરે આત્માઓ છે આત્માઓ છે આત્માઓ છે નિત્યભ્યાસ રાખે નોખું પડે થોડું પાછું ભેડું થઈ જાય ક્યારે ટાણું આવે ત્યારે મોટા મોટા ઋષિઓને ટાણું આવે ત્યારે ભેળું થઈ જાય એમ અત્યારે તો બધા તમે નરસિંહ મહેતા જેવા લાગો પણ પગ ઉતરો ભેળું થઈ જાય પાછું મંદિર હોય ત્યારે તો પાંદડે પાંદડે દેખાય મહાભારત ભાગવતમાં સરસ મજાની કથા છે જરાસંધ ની કથા છે બહુ મજાની હોય ઉપાસના સમજવા માટે જરાસંધ કથા અદભુત છે મહારાજે કહ્યું કે નોખું પાડવું હોય સ્વામી સાંભળ્યા કે ગમે એટલું કરે તો જલ્દી થાય નહીં પરંતુ ભગવાનની ઉપાસના બળ વગર કોઈ સાધન સિદ્ધ થતા નથી એને જેટલી ભગવાનની ઉપાસના નિષ્ઠા દ્રઢ થાય છે એટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે મતલબ નોખું પડી જાય છે મહારાજ પાંડવોને એક એક રજવાડો જીતવા પડે જરાસન પાસે ત્રણ જણા ગયા લશ્કર ન લઈ ગયા ભીમ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ ન્યાય ભિક્ષા માગે ભિક્ષા દેહ ભાવતું પેલા કે માગો માગો જરાસન કેવાય જે જ હોય એ માગી લ્યો એમને મલ યુદ્ધ આપો બ્રાહ્મણ થઈને મલ યુદ્ધ ના એવા વટ હોય ને ઘરમાં છીંક ખાય તો દિવાલ નો પડા પડી જાય એવા વટ હોય હોય અને જરા સંતો બહુ બળ્યો અરે તમે છોકરા જેવા લાગો છો તો ના ના ના મલ યુદ્ધ આપી દો ભિક્ષામાં આપ્યું છુપા વેશ માં હતા બ્રાહ્મણના વેશમાં હતા શ્વેત વસ્ત્રો ધોતીને ગયા હતા જશે અને પછી શ્રી કૃષ્ણ બોલ્યા એ ક્યાં મારી સાથે જે બે ઋષિકુમારો છે એ તો મૌન વ્રત ધારી છે બોલશે નહીં કારણ કે એને પૂછે બાફે એટલે એ પેલેથી જ કહી દીધું કે આ મૌન વતી છે એ કઈ બોલશે નહીં પણ હું તમને કઉ છું કે ત્રણેય ની હારે તમારે મલયુદ્ધ નથી કરવાનું ત્રણ માંથી એક તમારે લડે સૌથી પેલો પર્ષ એવો અર્જુન ને વીડ્યો કારણ કે કીધું તમે આમાંથી ગોતી લો તમારે કોને લડવું છે જે તમે પસંદ કરો એ તમારે અર્જુન કેમ મારી નાખ્યા ઓમ નમ શિવાય નમ શિવાય અને કીધું આમ ચમ ચમ રૂવાડા બેઠાથી જાઓ ભગવાન બધાની કસોટી કરી લેતો હોય છે ગમે તેવો બળ્યો હોય પણ ક્યાંક તો નબળો હોય બહુ ગર્વ જેવું નથી ભાઈ એટલે અર્જુન ને થયું કે મેલયુદ્ધ માગશે તો શું થશે હા દાંડી જાય તો ચખાડી દઉં પણ આમ હાથ ફેરવીને આ મેરા કામકા અર્જુન કે હશ બરાબર ભટકાણો હવે તું લેતો જાય કે અને ભાઈ પછી જાહેરાત થઈને ચોગા અંદર મલ માટે આમ થપ થપ આવી હું ફડાકા બોલે અને જરામ સાંભળો તો તમને એમ થઈ ગયું ને કે હા કેવું લીડ્યા છે ઓહો તેર દિવસ અને તેર રાત્રિ લીડ્યા ઓહો બોલો જરાસંદ પણ ભીમને બતાડી દો બીતાડી દયો થોડો થોડો રેસ્ટ મળે ને ભગવાન પાસે પાણી નું નાની છુટી મળે ભગવાન પાસે આવીને પછી બોલો રોજ એમ કે ભીમ કેમ મારે નાખ્યા પણ કે ભગવાન કે કેમ તને ખબર હતી ને મારા જેવો કોઈ નહીં છે ને અરે મહારાજ આ ગઢો થયો તો આવો હશે જુવાન હશે હું હોય છે વાત એ સાચી ગઢપણ લડતો તો જરાસ તો કે બસ બળિયો તો લડી બતાય મહારાજ પણ કાલ છે ને આપણે તું લડવા જજે ચૌદ મો દિવસ છે કાલે આપણે જરાસ નું ચૌદમું કરવું છે બસ મહારાજ પણ એ કેમ થશે મારી સામે જોતો જાય મારી સામે જોતો જાય છે પછી તું જોજે અત્યાર સુધી તે મારી સામે જોયું નથી એટલા માટે દુઃખી છે ફાફોડીયા મારી રાખતા કોણ ભગવાન ને જોવે ખબરદાર એટલે મહારાજ કે છે જયારે દર્શન કરતા કરતા વૃત્તિ આડાવળી જાય ત્યારે ભગવાન નારાજ થઈ જાય છે અને ભગવાન હેત ઘટી જાય છે કેવું બતાવ્યું છે સંસારમાં રહેતા રહેતા પ્રવૃત્તિ કરતાં કરતાં ભગવાનની સામે જોતા જાય તો બધા જ ક્ષેત્રો જીતવા પરણે પછી ચૌદમાં દિવસ છે રહસ્ય પકડાઈ ગયું ભગવાનની સામે જોતું જવાનું ને જરાસન ને ભીમ સામ સામે આવી ગયા છે ને એમાં થાકી જાય શ્વાસ લેવાનો જ્યાં મોકો મળે ત્યારે ભીમ આમ આમ જોતો જાય પણ હવે લાગ્યું કે હવે તો કાંઈ નહીં મેળ પડે છેલ્લે આમ જ્યાં ભગવાનની સામે જોયું લીમડાની તીરખી તોડીને ભગવાન ડાળી તોડીને ટુકડાને આમ ફાડ્યો પેલો ભીમ સમજી ગયો ઓ ત્યારે એના બે ટુકડા પછી ફેંકી દીધા ઓલી જરા નામ રાક્ષસી નીકળી ને ઉથરેટી એને આ છોકરું જોયું એ મા આવી એને બેને જોયું ને જીવતો છો એનું નામ પીડ્યું જરાસંધ આવી સર્જરી અત્યારે છે સ્ટરિંગમાં નો હાલમાં હોય ન જરાસન બે ફાડિયા અને સમજો હાધે નબળો તોય આવો મજબૂત એ મિનિમો તો હું થાત હાંધે નબળો તોય આવો જાણ્યું કે નબળો છે ને પછી ભીમે ચકર ચકર ચક્ ચકર ફેરવીને એક પગટ થી નીચે ઠાકોરજી કૃષ્ણ તો જે આમ જ હતા થયું શું ઓલા હતું હાધાનું એ આમ કરી નાખ્યા ભીમ તોજી વિજયોત્સવ મનાવતો તો યા તો બેય ફાડીયા દોડ્યા ઢડડડડડ ભેળા થી પાછો ડુમ્મ થી ભેળું થી થ્યું હા હા હા હા હા હવે તમે હવારે માનો કે દાતણ કરતા ઓ બ્રશ ન કરતા લીમડા નું કેન બાવળ નું દાતણ કરતા બે ચીરિયા કરીને આમ ફેંકી દીધા અને પછી બે દોડતા દોડતા આમ આવે એને હય હય હય હય હય સુ થાય બોલો ટોયલેટ જવું ના પડે سارے ગામમાં વદે ને સાની દવા મગરે સંદરોડા થી બરોડા ને બરોડા થી નરોડા થી જાય આ શું સામુ ભીમ તો હેપતા ગયો મળ્યા ને મારવો કેમ ભગવાન શ્રી કૃષ્ણ લે ક્યારે મહારાજ તમારે સામું જોઈ તો ચૌદમું એનું નહીં મારું થાય છે ચાલુ રાખો ચાલુ રાખો અને ફરીથી બરીથી યુદ્ધ થયો અને ભગવાને પેલી તીરખી તળી ફરીથી ડાળીને આમ કરીને આમ ચીરી અને ભીમે એને એ જ વખતે ચીરી નાખ્યો ભગવાન નીચે બેસી ગયા ધૂળનું લઈને મોટું શિવલિંગ કરી દીધું ભીમ સમજી ગયો ભેડા થાય જરાસંગનું મોત થયું ભીમ નો વિજય થયો જય જયકાર થયો એમ આ છે ને ભીમ ચૈતન્ય જીવ છે અને જરાસંધ બે ફાડિયા ને અહંતાન મમતા છે એ આપડે સત્સંગમાં હાં ભળીએ તો થાય પણ એ ભેળો ક્યારે ન થાય કે જયારે ભગવાનની ઉપાસના રૂપે દ્રઢ મૂર્તિ પ્રતિષ્ઠા વચ્ચે થઈ જાય ત્યારે અહંતા મમતાના ફાડીયા ન હા એનો મર્મ છે ઉપાસના વગર મહારાજ કે કોઈ સાધન સિદ્ધ ન અરે અવકાશમાં સૂર્ય ચંદ્ર જે દર્શન આપે છે બ્રહ્માંડો ના ઈશ્વર દેવતાઓ છે એ બધા જ નારાયણના સાકાર સ્વરૂપ ઉપાસના કરીને આવા ઐશ્વર્યોને પામા છે બાકી કોઈ એ વગર કોઈ અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી વાળો એક ન થાય જે કોઈ આવા થયા છે મહારાજ એક એક શબ્દમાં અમૃત ભર્યું છે ભાઈ અમૃત સમજવા વાળો હોય ને જો જાણવા વાળો હોય ને શાસ્ત્ર અભ્યાસી હોય આમાં શ્રદ્ધા પડતી હોય તો વાક્ય વાક્ય શાસ્ત્રો રહસ્ય ખોલી નાખ્યા છે ઉપાસના વગર કોઈ સાધન સિદ્ધ ન થાય મહારાજ કે અમે ઘણું ફર્યા છે ને ઘણા જોયા છે એવો કોઈ એમને મેળવો નથી કે ઉપાસના વગર આત્મદર્શન થઈ જાય ના સિદ્ધ ન થાય ભગવાનની મૂર્તિના બળે થાય થોડું સમજવાનું છે આપણે બધા છે ને ઉપાસના વાળા છે એવું સમજીને બેઠાજી એટલે આપણને તો નિષ્ઠા છે તો નોખું ચીમ નહીં પડતું કચાસ હશે ભાઈ હા ઉપાસના પેલો અર્થ છે વેદનમ ઉપાસનમ બીજો અર્થ છે આરાધનમ ઉપાસનમ વેદનમ એટલે જાણવું પેલા જે ઉપાસ્ય મૂર્તિ છે એનો મહિમા એનું સ્વરૂપ બરાબર જાણવું બોલો એમાં જાણવામાં કચાસ છે કે નહીં થોડુંક આમાં જાણવાનું કહેવું શું જાણવાનું કે હું જેને ઉપાસું છું જોજો હું જેને ઉપાસું છું કોણ છે જયારે પ્રગટ હતા ને એનો ટકોરો છે મુક્તાનંદ સાંઈ સંતો બેઠા છે ને એ લક્ષ્યમાં પ્રગટ ભાવે શ્રીજી મહારાજ આમ આંગળી કરીને આ વાત કરે છે સ્વામી ઉપાસના બળ વગર મૂર્તિના બળ વગર કોઈ સાધન સિદ્ધ ન થાય તમે સાંભળો ખુદ શ્રીજી મહારાજ એમ કહેવા માગે છે કે હું આત્મા અનાત્માના વિવેક ની કરતો હોય બાકી છે કઈ અને છતાંય મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે આપણે જેવું માટે એને તો નોખું જ પડેલું છે છતાંય આપણને સમજાવે છે સાંભળનારા હશે છતાંય બધા નોખું નથી પીડ્યું કોને કોને પડ્યું ખુદ આ વર્ણવનાર પુરુષોત્તમ બેઠો હોય એ સમજવાનું છે શું છે કે જે સામે બેઠા છે એ કોણ છે કોણ છે કે અનંત બ્રહ્માંડ ધણી છે સંકલ્પ માત્ર થી સૃષ્ટિ નો સર્જન છે ગોલોક વૈકું બ્રહ્મ મહોળ આદિક ધામનો પતિ છે લક્ષ્મી આદિક દેવીઓ શક્તિઓ એની આરાધના ને સેવા કરે છે એ આજે મનુષ્ય જેવા થઈને આપણી સામે બેઠા છે ને આપણે દીવો કરીએ ત્યારે પ્રકાશ થાય છે સેવા કરીએ ત્યારે સેવા થાય છે પરંતુ એ તો સૂર્ય ચંદ્ર પ્રકાશના દાતા છે એ જે છે એ આ છે એવી જ્યારે દ્રઢ નિષ્ઠા થઈ જાય ત્યારે બધું છૂટી જાય એ ભાવ ત્યારનો આજનો આપણો એ ભાવ છે કે મૂર્તિની સામે બેઠા હોય ભજન કરતા હોય દર્શન કરતા હોય ત્યારે એ આ છે આરસ નથી આ કાગળ નથી આ ચિત્રામણ નથી આ નથી આ શ્યામ નથી શ્વેત નથી પણ કોણ છે એ આ છે એ જયારે સમજાય ત્યારે એમાં નિષ્ઠા થાય નિષ્ઠા થાય ને પછી સેવન થાય સેવન એટલે સેવન કરવું સેવન કરવું ઔષધ સેવન કરે ને ભાઈ આ તમે ઔષધ સેવન કરજો આ મીંઢી આવડ છે એનું રોજ તમે સેવન કરજો રાત્રે સુતી વખતે એટલે તમારો કોઠો સાફ થઈ જશે ને એટલે તમારો બધો કદડો નીકળી જશે બસ આ મૂળ પ્રશ્ન કદડાનો છે એટલે પેલી રેચક નહીં મીંઢી છે રેચક શ્રીજી મહારાજ તો એને ગોળાવાળીને જમતા બોલો આપણે તો એ પાંચમચી જેટલું લીધું હોય ને હમ આખો દી ત્યાં જ હોય એ દિવસનું એડ્રેસ એનું ટોયલેટ હોય એને શ્રીજી મારા ગોળા બનાવીને એમાં પાછા લવિંગયા મરચા લવિંગ્યા એટલા જ થાય અમે લંડનમાં હતા જ બગીચામાં લવિંગ્યા ને મરચા છોડ બોલો એવા લાલ થઈ ગયા મેં કીધું કોઈ જાતનું ફૂલ લાગે છે અણી પેલી વાર લવિંગ્યા જોયા એટલે મેં તો આમ લઈને હું ગયો અરે તંબર હું ગયું ત્યાં ગરમી ચડી ગઈ મેં કીધું લવિંગ્યા કહે છે એ આજ છે અડાઈ તો છે એવા તીખા હોય એને મારા લસોટી લસોટી ને ગોળો વાળીને ખાય હા હા ચોટલી આબળી તો નીકળી જીવ નીકળી જાય આપણા જેવી ચેષ્ટા ન હોય એટલા એટલે આવી ચેષ્ટાઓ કરી છે તમે માનો છો ને કે અમારા જેવો નીલકંઠ છે અમારા જેવો ઘનશ્યામ છે અમારા જેવો સહજાનંદ છે અમારા જેવો સ્વામિનારાયણ છે ના તમારા જેવો નથી એ કરે તમે કઈ ન કરી શકો એટલે એ આ થાય હમ એવી નિષ્ઠા થાય ત્યારે સેવન થાય મીંઢિયા વલ ચમચી એટલે કીધું ભાઈ તમે રોજ છે રાતે હુતી વખતે મીંઢિયા વલ કરજો તમારો કોઠો સાફ થઈ જશે કદડો નીકળી જશે બધું આરામ થઈ જાય અઠવાડિયા પછી મળી આખું ગાદલું બનાવ્યું છે એની એની માથે સુઈ જતો એલા એની માથે સુઈ જાય એનાથી કઈ તારો કોઠો સાફ ન થાય એમ આપણે ઉપાસનાનું બધું સાંભળી સાંભળીને ગાદલું વેળ્યું છે પણ ચમચી પીધી નથી પીવાનું છે સેવન કર્યું કોને કહેવાય દૂધ છે નિશ્ચય છે મહિમા છે બધું છે પીએ નહી ત્યાં સુધી દૂધ ઘી ત્યાં સુધી કેમ બળ આવે પેલા નિષ્ઠા થાય પછી સેવન થાય પાન થાય પાન થાય એટલે બળ આવે બળ આવે પછી કામ પૂરું હા સાધુઓ છે એ નિશ્ચય છે કે નહીં નિષ્ઠા કેટલાનું હોય જે સાધુ ને આપણે સંઘમાં છીએ સત્સંગમાં છીએ જોયો ભાઈ એમાં જેટલી હેત નિષ્ઠા શ્રદ્ધા સમર્પણ એટલા જ એના શબ્દો અને વાણી અસર કરે બાકી ગમે એટલું સાંભળો તમારે નોલેજેબલ થઈ જાઓ તમે જ્ઞાનમાં માહિતીમાં કોઈ કચાશ ન રે પણ નોખું ન પડે નોખું તો એ જે કોઈ તમે સાધુની પાસે આસપાસ રહેતા હોય એમાં જેટલું જ સમર્પણ અને નિષ્ઠા હોય કે બસ આનાથી મારે વિશેષ કોઈ નથી એનું અડધું વેણ મારા માટે આખું વેણ છે આવું જયારે એને હેત થાય ત્યારે એના એક એક શબ્દ પ્રમાણે બધું છૂટી જાય ભાઈ બધું બધું છૂટી જાય આ જેટલા સાધુ થયા છે ને એને કોઈ ને કોઈ એવા સાધુ હોય એવું હેદ થઈ ગયું હોય ને એક છોકરા રજા લઈ જાય બસ પતી ગયું પછી એને વિચાર ન કર્યો કે મારા ભાગમાં સાઠ વીકા જમીન આવે છે શું આવે છે કશો વિચાર ન કર્યો બરાબર છે એક અર્ધા વેણે આ બધું છૂટી ગયું હવે એને એ જ વખતે એને વિશ્વાસ ન હોય નિષ્ઠા ન હોય છે એ જે કે મારા માટે બસ છે દ્રષ્ટાંત આપું તમને જો રામાયણ ની અંદર રામ અને લક્ષ્મણ ભરત રામ અને લક્ષ્મણ ચારે દીકરાઓ દશરથ મહારાજ ને કેટલા વાલા હતા બરાબર છે રામ તો એને આખું ના તારા હતા પ્રણ હતો વિશ્વામિત્ર માગવા આવ્યા ખબર છે ને કથાની દશરથ મહારાજ હોશમાં હોશમાં એ રાજા છે કહી શકે કીધું મહારાજ જોઈએ તેમ માગી લ્યો અને વિશ્વામિત્ર જે કીધું મારે બીજું કઈ જોતું નથી રાજકોષ આ તે કઈ જોઈતું નથી મને આ રામને લક્ષ્મણ આપી દો આજ પેલી વાર સત્યવ્રતી મહારાજ દશરથજી ને બોલેલું ગળવું પડ્યું મહારાજ તમે માગો તે બીજું આપી દઉં પણ હું રામને નહીં આપું એને બથમાં લઈ લીધો હું આને નહીં આપું આના વગર હું ન જીવી શકું મારું સર્વસ્વ છે મહારાજ નથી યોગ્ય માગ્યું નથી હું આ નહી આપું વિશ્વામિત્ર અને આ દશરથજી નો આ સંવાદ થાય છે એ જ વખતે રાજગુરુ વિશ્વા વશિષ્ઠજી ત્યાં બેઠા છે એમને થયું કે રાજવી कर्तव्य चूकी जाए खबर नहीं एकज वाक्य वशिष्ठ जी बोलया महाराज हाँ प्रभु राम आपी दत तरत हाथ छोड़ दी जे नूटत गुरुए कहु राम आपी द अक्षर त्रब्द राम आपी तरत विश्वामित्र ने सौपी दीता છૂટી ગયું ને કેમ મારા ગુરુ છે એ મારા માટે પર્યાપ્ત છે મારા અનિષ્ઠ થાય એવું કોઈ દિવસ પગલું ભરે નહીં મારું એમાં હિત જ હોય અને જે કરે એમાં જ મારું કલ્યાણ છે મારા માટે સર્વસ્વ છે ભગવાન કરતા પણ એને એનો કારણ ભગવાન મને આદેશ નથી આપતો આદેશ આ આપે છે અને એ આદેશ પ્રમાણે મારું ભગવાન મને સુખ આપે છે આ બહુ કહેવા જાય ને એટલે બધાને ગુરુ મહિમાનું આ બધું બહુ આપી દીધા એમ આપણે સત્સંગમાં રહીએ પણ વિશ્વાસ નિષ્ઠા શ્રદ્ધા મહિમા સાધુઓનો પણ નહીં ને ભગવાન પણ નહીં એટલા માટે આપણને નોખું પડતું નથી એ આ છે પર્યાપ્ત છે એવું જયારે થાય ત્યારે બધું જ નોખું પડી જાય એવો જયારે મહિમા સમજાય કે જેના પામવા માટે જન્મો ગુમાવીએ તો એ આજ આપણને મળ્યા છે તો મારે આ બધાને શું કરવું છે તરત જ મોટું હાથમાં આવે એટલે નાનું છૂટી જાય સોના આવે એટલે કોડી બદામ છૂટી જાય બસ હજી એક વાત છે થોડી મજાની કરી દઉં કેટલું કેટલું આમાં મહારાજે તો આમાં સૂત્રો સાંઘા છે આટલી વાત કરીને પછી મહારાજ કહે સ્વામી ઓ સ્વામી ગમે તેટલું આત્મજ્ઞાન હોય ગમે તેટલો વૈરાગ્ય હોય અરે ગમે તેટલી પ્રેમ ભક્તિ હોય ને પ્રેમ ભક્તિ કરીને ભગવાન વશ વર્તતા વશ એટલે પૂરું થઈ ગયું ને આમ દોરી બાંધીને ઢોરને જ્યાં તમે બાંધી દો પછી એને વશ હોય જ્યાં દોરે ત્યાં લઈ જાય એવો ભગવાન વશ વર્તતો હોય પરંતુ આ ગુણોનું જો માન આવે તો એના જેવી કોઈ મોટી ખોટ નહીં ચાલો આપણને થાય કે આટલું પોચા પછી માન આવતું છે હે હા અને કેવું કયું વાત જોવો તમે શબ્દ શબ્દ કે મહારાજ કે આમાં જે છે દ્રષ્ટિ વાળા હોય ને એને જયારે હૃદયમાં મૂર્તિ દેખાતી હોય લ્યો જયારે લગારે માન આવતું છે દ્રષ્ટિ કરડી દેખાતી છે અને નિર્માની પણ વર્તાતું છે ત્યારે મૂર્તિ પ્રસન્ન જણાતી છે વિચાર કરો અંદર અંતર સાક્ષાત અખંડ મૂર્તિ દેખાય એને માન આવી જાય અને આપણને તો પછી વાત જ ક્યાં છે બોલો સાહેબજી હે ગમે એટલે પગે લાગીએ ભરાઈ પગે લાગીએ એટલે કઈ કઈ દાસત્વ આવી જતો ઘણા તો બહુ ભક્તો આમાં પગ આમ બરાબર એમ નથી થતું માન ગરી જાય સ્વરૂપાનંદ સ્વામી એક એક ના એક નાનો નાનો દાખલો આપી દો સ્વરૂપ આનંદ અખંડ આત્માને દેખતા એ મહારાજે પોતે વચ અમૃતમાં પણ કીધું છે સ્વરૂપાનંદ સ્વામી તો અખંડ આત્માને દેખનારા છે બરાબર એને સૂક્ષ્મ માન આવ્યું તમે જુઓ અને માન આવે ને ત્યારે ભગવાનની સાથે પડદો પડે છે એટલો આમ આછો અંતર પડી જાય છે એટલે આ ખતરનાક છે અને આવે ખરું એક સાધુ બીમાર થયા બહુ રડતા હતા બૂમો સંભળાતી હતી અરે કોઈ મહારાજ કો બોલાવો મહારાજ કો બોલાવ મુજબ બુખા હૈ મેરા જલન હોય ઇતના શરીર જલન કરા હૈ મહાજ કો બોલાવો મહારાજ કો બોલાવ મુજબ સહા નહી સ્વરૂપાનંદ સ્વામી શામ ભીડ લે સાધુ નોગી રાજ શાંત હો જાઓ આત્મા રૂપ હો જાઓ એ ક્યુ ચિલ્લાતે લુ કી આ ક્યા બસ અંતર્યામય ગટગટ સહજાનંદ સ્વામી નોંધી લીધું કે સ્વામી ઓલિયાની સેવા કરવાને બદલે એને ઉપદેશ આપ્યો કે આત્મા રૂપ હો પેલા સાધુ ની પાસે પૂર સતર્ક એમાં છે બહુ સરસ આ કથા છે પછી આ પેલા સ્વરૂપાનંદ સાહેબ માંદ આપી અને એને શરીરમાં બળતરા ને જલન જોવો અને પછી એમણે સ્વામીને કહી દો કે આત્મા રૂપ હો જાય અને એને શબ્દો પાછા ફર્યા એટલે તરત આંખમાં આંસુ આવી ગયા મહારાજ મારી ભૂલ થઈ ગઈ છે ભૂલ થઈ ગઈ છે પણ મારા ઉપર દયા કરો પછી મહારાજ આવ્યા છે અને પછી મહારાજ સામે બેઠા છે પોતાના હાથે ચંદનના લેપ કર્યા છે પોતાની વનવિચરણની સત્સંગની લીલાઓનું ગાન કર્યું છે દાદા ખાચાના નળિયાઓ છે એનું ધ્યાન કરાવ્યું છે પોતાની મૂર્તિનું દર્શનનું ધ્યાન કરાવ્યું છે અને સ્વરૂપાનંદ સ્વામીને પરમ શાંતિ થઈ ગઈ આવ્યું ને સુક્ષ્મ પાછું ટાળ્યું પણ ભગવાને ભરતૃતિ મહારાજ જંગલમાં ફરતા અને પરમ વૈરાગી ભાખરી બનાવતા હતા ત્રીજે દિવસે ભૂખ્યા હતા સ્મશાનમાં બનાવતા હતા ને મંગાળો ત્યાંથી ચિત્તામાંથી કાઢ્યો હતો ત્રણ લાકડા મૂક્યા હતા અને કરગઠિયા ચિત્તાના હતા ભાખરી બનાવતા હતા ને એમાં શિવને પાર્વતી નીકળ્યા શિવને પાર્વતીનો સંવાદ એમણે ક્યાંક કહી દીધો આગળ વચના વર્ગમાં ટૂંકમાં જ કહું છું એટલા માટે નીકળ્યા અને પાર્વતી કીધું કે આ તો બહુ વૈરાગી છે શિવજી કે ના એવો કંઈ નથી તો કે મહારાજ આટલું બધું કરે છે સ્મશાનમાં ત્રણ દિનો ભૂક્યો હાલો જોઈ એટલે પાછળ ઉભા રહ્યા રીક્ષાદેહ એ કર્યું તો ભાખરી જે બે ચારે બે એ ભરતૃહરે પાછળ જોયા વગર આમ જ આપી દીધી એટલે પાર્વતીએ કીધું કે જોયું મહારાજ આવો વૈરાગી એટલે પાર્વતીએ કહ્યું મહારાજ ત્રણ દિના ભૂખ્યા છો ભાખરી આપી દીધા તમને કઈ ન થયું ત્યારે ભરતુરી મહારાજ કે બાણું લાખ માળવો છોડી દીધો તો ત્રણ ભાખરું છોડવામાં મને શું વાંધો છે એટલે શિવજી એ કુ બીમારી બાણું લાખ માળવો હજી ગુમે છે શિવજીએ દર્શન ના આપ્યા નીકળી ગયા વૈરાગ તીવ્ર છે સ્મશાન ની ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા ભાખરા છે કે પણ શિવે દર્શન ના આપ્યા નાથ સંપ્રદાય છે નહીં ભરતુરો ગોપીઓ બહુ કથા મધુર ગોપીઓને એક કૃષ્ણ એક ગોપી એક એક ગોપીને અહંકાર આવ્યો હવે પ્રેમે વશ વર્તા હતા ને એનેથી કહો હો મારા જેવી ભગવાન કોઈ પ્રેમી નહીં એટલે મારે વશ વર્તે છે હું તાલી લઉં એમ તાલી લે નાચ કરું એમ નાચ કરે ઓહો મારી સાથે હું આવી એટલે અહમ આવ્યો ભગવાન બધા માંથી અદ્રશ્ય અને એક રાધિકા લઈ નીકળી ગયા થોડે ગયા તો રાધિકાજી અહમ આવ્યું કે જોયું બધા કરતા હું શ્રેષ્ઠ છું એ બધાને છોડી દીધી મને રાખી મને વશ વર્તે છે વશ કેવો થોડા આવ્યા ને રાધિકાજી કે રાસ રમી રમીને ચાલી ચાલીને અરે લાલા હું તો થાકી ગઈ હવે હું નહીં હાલી આપભે ઉપાય ભાગવત શાક પૂરે છે ભગવાન કૃષ્ણ હેઠા બેઠા અને રાધિકાજી આમ ઘોડો પલા અને કૃષ્ણ લઈને ચાલ્યા અને થપ થપ આવે છે પગલિયો રાધાજીને થાય છે કે મારા જેવો પ્રેમ કોઈનો નહીં મને વશ વર્તે છે હું જો આ કેવી રીતે નાચે છે જેવો ત્યાં આમ ડાળી આવી આમ પડખી આવી દાળી અને સહજ આમ પકડી અદ્રશ્ય નીચેથી રાહ દી કાજે લટકતા મૂકીને કાન યોગ્યો પછીની કથા તમે ભાગવતમાં સાંભળી લેજો કહેવાનું પ્રેમ આટલો હતો છતાંય અહમ આવી ગયું એટલે મહારાજ કે પ્રેમ આત્મજ્ઞાન મહિમા હોય તો પણ જો અહમ આવે તો ભગવાનને વચ્ચે પડદો થઈ જાય છે એ પડદો કઠણ છે માન છે ને આ રામકિંકરદા જે હવે તો બે વરસ થયો દોઢ વર્ષ થયું એ વૈકુંઠવાસી થયા રામ ઉપાસી રામાયણના અચ્છા મરમગ્ન પંડિત રામકિંકરજી મહારાજ મેં એને રૂબરૂ પણ સાંભળેલા મુંબઈની અંદર બહુ મજા આવે બહુ મજા આવે રામાયણ સિવાય માણસ જિંદગી ઉપર મા કોઈ ગ્રંથ ઉપર બોલ્યા નહીં કોઈ ઉપર નહીં અદભુત બોલ બહુ મજા આવે એમણે એનું વિવેચન એક તુલસી દાદ એક માત્ર ક્યાં સંદર્ભમાં લખી છે એનું જ્ઞાન રામ કિંકરજી મહારાજ પાસે હતું એક અંશ બિંદી પણ કા માટે લખાય છે જાણે તુલસીનો બીજો અવતાર જોઈ લો એક બિંદી પણ કેમ લખાય છે એને અર્થ ખબર હોય એને ખબર હોય એવું અદ્ભુત વ્યાખ્યા એમણે આજ એક કુંભકર્ણ પ્રસંગ કહ્યો છે ભાઈ આહા ઘણા પ્રસંગો છે એમાં પણ કુંભકર્ણનો લડાઈ થઈને લંકાના મેદાનમાં ત્યારે ઇન્દ્રજીત ને આ બધું શૈને ઘણું બધું રાવણ પક્ષે મરી ગયું પછી રાવણ કુંભકર્ણ જગાડે છે કુંભકર્ણ જાગે છે જાગીને કે છે કે આવી રીતે થઈ ગયું છે ને ત્યાં લડવા જવાનું છે હવે થોડું ઘણું શૈને બેચ્યું છે તું લઈને જા ને બે લડે પછી હું છેલ્લે જે થશે જોઈ લે કુંભકર્ણ તૈયાર થયો કુંભકર્ણ હાલ તો ને તો લશ્કર હારો આમ ગયો ને એટલે એમણે કીધું રાવણને આ બધું પાછું લઈ લે આને મારી કોઈ જરૂર નથી હું એકલો અહીંયા મરમ છે વાંદરાઓ અને રામની સેના છે એ સદગુણ નું પ્રતિક છે રામની સેના સદગુણ નું પ્રતિક છે રાવણ ની સેના દુર્ગુણ નું પ્રતિક છે કુંભકર્ણ એ માન અને અભિમાન નું પ્રતિક છે અભિમાન અહંકાર હોય ને એ કોઈ દિવસ એને બીજો પુહાય નહીં હું એકલો જાઉં બીજો કોઈ માર્યા નહીં સૈન્ય નો ગયું હોય તો પાછું લઈ જા અને મારો કુંભકર્ણ આવ્યો અહંકાર નું પ્રતિક કર્યું શું એ કોઈ હથિયાર પેલા તો એમ લાગ્યું કે આ શું કરશે પણ વાયન વિશાળ કાંઈ શરીર વાંદરાઓ આમ જોવે તોય ન આંબે એવો મોટો વાંદરાઓ આવે એને જે કાંઈ પથ્થરાઓ આ તેને એ બધા ટીચ દઈ નેઠા પડી જાય મોટા મોટા પથ્થર શિલાઓ મૂકે ટીચ દઈ પડી જાય અને આ શું કરે વાંદરે સીધું પૂછડી આવે પૂછડીને પગ આવે પગ હાથ આવે હાથ માથું હાથ માથું ચોટલી આવે ચોટલી પકડીને સીધો મોટામાં નાખી વાંદરા ને મળ્યો જપા જપ ખાવા મળો ખાતો જાય પાછો મજબૂત થતો જાય થાકે ઉતરતો જાય મજાની વાત એ છે અહંકાર છે ને એનું કુળ જન્મ છે ને દુર્ગુણ છે ભગવદ્ ગીતામાં આસુરી સંપદામાં લખ્યું દર્પો દંભો અહંકાર પેદા ક્યાં થાય દુર્ગુણ માં વાંદરા છે એને પેલો ખાય છે કોણ અહંકાર અહંકાર હંમેશા સદગુણ ને ખાઈ જાય અને સદગુણ ને ખાય પુષ્ટ થાય જન્મે દુર્ગુણ માં પુષ્ટ થાય સદગુણથી તમે જોજો માન ક્યારે આવે કાંઈક ગુણ આવે પછી બસ પોષણ પછી જ થાય જન્મે દુર્ગુણ અહંકાર આસુરી ભૂમિ માંથી અહંકાર પણ એને પોષણ મળે આપણને સારા ગુણ આવે ને કાંઈક સારું શીખે એટલે તરત ગુણ આવે જુનાગઢ ની અંદર કુંજ વિહારી પ્રસાદ એક સાધુ હતો ગુણાતી અકલ વગર નો હતો હાવીમાં પૂરી નહીં જોયેલી એને ઘરે કોઈ દી પણ એટલે રેટીઓ કાતવાની ફૈણી આવે ને તકલીફ એમાં આવેલી ગોળ ચકડી આવે એ જોયેલી એટલે પૂરી મૂકી તો કે આ ફૈણી જેવું શું છે અરે આ ખવાય આ તો ક્યાંય ખવાતું છે ખાવ ખાવ ધીમે ધીમે ખવડાયું પછી સમજણ પડી ગયા પૂરી કહેવાય રોટલી કહેવાય માલપુઓના અઢીસો ત્રણ સાધુમાં હું ગીન કહી દે બે તારીખે અઢી તારીખે ત્રણ તારીખે પોણા તારીખે આવો બોલો આવો આવો ચાસણીનો કારીગર થઈ ગયો હા હમ કરે ખબર પડી જાય આવો બીજું આમાં મલાવતો હોય ઉતાર લ્યો દોઢ તાર થઈ ગયો પોણો તાર થઈ ગયો સીઝન પ્રમાણે મોહન થાળ બરાબર છે લઈ લો આ પેંડા માટે બરાબર છે સાટા માટે બરાબર છે મોયા માટે બરાબર છે આવું ઉતાર્યું હવે કોઈ કામ નથી ઉતાલ્યો આવો કારી ગયો અનુકોટ બનાવવામાં આવે પછી આમાં આવે ને એમાં રઘુવિરજી મહારાજ તો ત્યાં આવતા ને એમાં પંચતીર્થી જવાનું એટલે સ્વામીએ કુંજ વિહારી બોલાવ્યો કે સાધુ તો ગ આચાર્ય મહારાજ શ્રી પંચતીર્થી જાય છે તો વચ્ચે ક્યાંય જરૂર પડે તો તમે થોડા પેંડા બનાવી દો એ પેંડા કેવા બનાવતો છે ભાઈ આગળ તો રાજકોટના પેંડા શું રેડિયા એટલે રેડિયામાં અરે એ તમારે આ બાજુ સાંભળાય ન ક્યાંથી ખાધા ક્યાંથી હોય એ અહીંયા અડાડો ત્યાં તો ડૂટીયા પોગી જાય બનાવી દો તમે થોડા પેંડા પૂંજી બીજા પ્રસાદે હું કીધું ખબર અમે હું એ રસોડા કરવા હાટું જ આવ્યા છે આ તાવીથા જલાયવે રાખવાના બીજું કઈ ભેડું જ નથી ઘણા છે કયો બીજાને ન કરી દીધા એને પેંડા ન કરી દીધા આજે આપણને ઓહ થઈ જાય ને ન કરી દીધા પછી જે કર્યું હોય તે ગુણ આવે પછી મા ના સારી સારી કઈક વિદ્યા મળે ને આવડવા બધું કઈ પણ ક્ષેત્ર પછી નમશે નહીં પછી માનશે હવે મારી પોસ્ટ ઊંચી છે હવે હું બીજા પગે ન લાગુ ન કરું એ બોલું ગુણ જેને નમવા પણ ન દે કેટલો આમાં શ્રીજી એમ મરમો છે નમવા જ ન દે એ બોલે ગજવે લોઢિક ગળી ગયો હોય ને અટંટ હોય પછી અને બીજું એ ઉપાધિ થાય કે તરત બધા બીજા બધાને એ હલકા માને થોડો વૈરાગ્ય હોય થોડું ધર્મ દિમ પાડે થોડું ધ્યાન ભજન કરે થોડી પૂજા કરે થોડી કથા કરે થોડું એક બીજા હમીજા આવે એને ખબર પડે ગરજ કરાવે ગુણાતી તા ગરજ કરાવી જ ગરજ કરાવે આ બધા દુર્ગુણો અહંકાર લઈ આવે છે પછી જે સદગુણો હોય વાંદર સેના રૂપી એ ઓછા થવા માંડે સદગુણો બધાય અહંકાર ખાઈ જાય એ ઘટવા માંડે વધે એટલે શ્રીજી મહારાજે કહ્યું સલાદ પાણો ખોદે નીચે પાણો પોલો બોલે તો પાણી ખૂબ થશે પણ જ્યાં હથિયાર અડાડે ત્યાં તણખા ઝરે તો કે પાણી નહીં થાય અમે તો પાકોષનું થાય તો થાય નહીં તો જય સીતારામ હે અટંટ થઈ જાય દિન થવાય નહીં ગરીબ વહેણ બોલાય નહી નમસ્કાર થાય નહી સેવા થાય નહીં પછી કોઈ સારા ગુણ હોય તો જાય ને બીજા આવે નહી વધે નહીં તમારે જોવા ને દાઢી ઉગી જાય પછી છોકરો વધે બોલ હું તમને નથી ખબર હું જોઈ રહ્યા આમ ન વધે બાજારના ડુંડા ડુંડું આવી પછી બાજાર છોડ વધે નહીં આ ડુંડું કેવાય માન નું આવે પછી જે સીતારામ પછી એના બીજા સારા ગુણ વધે હા એને જે કુદરતી બક્ષિસ ની આવડત મને અહંકાર આવે તો મારો કુદરતી બક્ષીસ વક્તા કરવાનો સ્વક્તવ્ય નહી કદાચ વધતો જાય ચાલો પણ આધ્યાત્મિક ગુણ મારા ન વધે એટલે બારથી મારા જ કે બહુ શોભાડે પણ અંદરથી તકલાદી થઈ જાય બોયાનું તમે ખવડું કર્યું એ લાકડા પોલા લાકડાનું લાગે કેવું ડેકોરેશન પણ એ એ વજન ઉપાડે કાંઈ ભાઈ બહારથી તો બહુ શોભાડે ભાઈ બહુ મોટા છે આસમ નાખી દઉં આ જો આ છે ને એ ન તો ન થાત આ છે ને આ એ ન તો ન થાત ભાઈ આમ છે હાર પહેરો મોટો અરે ભાઈને હું બહુ થઈ ગયો બહુ મોટો થઈ ગયો અંદરથી બળનો અંદરથી બળ શું છે માયાના દોષ સામે જરાય ટક્કર ન લઈ શકે એ બહુ સાગરમાં ડૂબી જાય એ ભગવાનની વશ ન કરી શકે મહારાજ કે રાજી ભગવાનનો ન મળે તો ટાળવા માટે શું કરવું બહુ મજાની વાત પછી વેલા વાંદરા જે ખાઈ જતો હતો ને કુંભકર્ણ એને વિચાર કર્યો મારી નાખ્યા કરવું શું એટલે બધા રામની ને લક્ષ્મણની પાછળ છુપાઈ ગયા હનુમાનજી ને રામની ને લક્ષ્મણ પાછળ છુપાઈ ગયા હવે એ ત્રણ ને આગળ કુંભકર્ણ કઈ કરી શકે નહીં એટલે રા વાંદરા બધા સલામત હ એટલે માન ટાળવું હોય અહંકાર મારવો હોય આ વાંદરા પાછળ છુપાઈ ગયા અને રામે પછી કુંભકર્ણ ઠેકાણે પાડ્યો વાંદરા બધા સલામત અહંકાર મરી ગયો એટલે માન ટાળવું હોય તો મહારાજ કે શું કરવું ભગવાનના ભક્તોની પાછળ સંતાવું ભગવાનની પાછળ સંતાઓ એના એને નમસ્કાર કરવો દેહ કરીને એની સેવા કરવી એનો ગુણનો વિચાર કરવો એના મહિમાનો વિચાર કરવો પાછળ હું હું તમારે પાછળ રહીશ આવો જયારે દિન થાય ત્યારે એનો કુંભકર્ણ રૂપી અહંકાર મરે છે આ સરસ મજાની વાત અહંકાર ટાળવાની મહિમા વિચારવાની સતત પોતાનો દુર્ગુણનો વિચાર કરવાનો પછી મહારાજે કીધું લો એના ચૌદ માં કહ્યું છે કે કામી ઉપર પેલા અમને અભાવ બહુ રહેતો પણ હવે અમને માની ઉપર બહુ રહે છે કારણ કે કામી સત્સંગમાં પડ્યો રે માની છે ને એ તો નડે બહુ અને કામીનો ગુણાતિતતાનંદ સામે એક વાત કીધી લો યાદ આવી બહુ સીધે સારી સટ્ટ કહી દઉં ગુણાતિતતાનંદ સામે પૂછ્યું કે કઈ દોષમાં ગુણ હશે સ્વામી કે હા દોષમાં પણ ગુણ છે ને દોષમાં પણ ગુણ છે કયા સ્વામી કે જેને દોષ હોય ને એ ગરજુ થાય સત્સંગમાં પડ્યો રે માફી માગે રોય પડે પ્રાર્થના કરવાનું કીએ મારામાં આવા સ્વભાવ છે હું શું કરું હું બીજે જાયશ તો બહુ દુઃખી થાયશ તમે મને ન ભાવ પેલા ગુણમાં દોષ છે શું અહંકાર જેને આવી ગયો સારા ગુણનો અધ્યાત્મા આત્મા જ્ઞાન જેના તેના કે લૌકિક ગુણનો એને ગુણમાં દોષ છે એ કોઈની ગરજ કરે નહીં કોઈને પ્રાર્થના કરી શકે નહીં કોઈને એમ ન કહે એ ભગવાનને એમ ન કે મહારાજ મારા સ્વભાવ ટાળજો ઘણી એને તો પર્યાપ્ત છે એટલે એ એની પ્રાર્થના કરવાની વૃત્તિ જાય એટલે આગળ વધી શકે નહીં અને સમજી લઈએ સાધનાથી કોઈ સદગુણ નથી આવતા મોટા જયારે કઈ વાસણ પાણીમાં ભરવું હોય તો પાણી ભરાય નહી આમનો ઘડો ઉભો રહ્યો ભલે એમને રખડી રાખે એમ ઝૂકે ગીતામાં એટલે જ કીધું છે પરિપ્રશ્ને સેવૈયા તદવિધિ પ્રાણી નમસ્કાર પ્રણામ દીનતા ઝૂકે જો ઝૂકતા હે વોહિ પાતા તો નિર્માની થાય તો સારા ગુણ આવે ભગવાનને માર્ગે આગળ વધી જાય અને શ્રીજી મહારાજે કહ્યું એના જે નિર્માણીપણાના જે પાત્રમાં જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ મહિમાદિ ગુણ છે એ તો આકાશ જેવા બળવાન છે સર્વનો આધાર થઈને એ તરી જાય એવો બળવાન થાય છે તો મૂળ ચાર ભક્તો એમાં આર્ત અર્થાર્થને જિજ્ઞાસુ એની કચાશો છે એ મહિમા વિચારીને નિશ્ચય દ્રઢ કરીને ઉપાસના પ્રતિષ્ઠિત કરીને જે આ મેળા છે પર્યાપ્ત છે એવી જયારે શ્રદ્ધા વિશ્વાસ અને મહિમાથી એનું શરણ પકડીને અહંકારને ઓળખીને આપણે આપણા જ્યારે દુર્ગુણ ટાળીએ ત્યારે જ્ઞાની સરખા થાય અને ત્યારે શું થાય કે પ્રિય થાય પ્રિય થાય ત્યારે શું થાય એને અળગું ન રહી શકે હવે એક જ વાત કરું એક વાત એક જણાના ચાલીસ વર્ષ થઈ ગયા આપણે લગ્ન નતા હતા આપણે લગ્નનું તો આવે જ કંઈક ક્યાંક કારણ કે એનાથી વાંધા ખુશ બહુ થાય છે કે ગમે એમ અમે આ ક્યાંક કામ તો આવી ચાલીસ વર્ષ થઈ ગયા પણ કે મેળ પડે જોવાનું ચાલુ જોવાનું ચાલુ એમાં એ થાકે નહી ઉદ્યમે નહી સિદ્ધાંતિ પ્રયત્ન કરે રાખો કરતો લાળ કરોડિયો ક્યારેક તો પહોંચી જશે જોવાનું ચાલુ એમાં એક જગ્યા જોઈ આવ્યો એટલે મિત્રો એ કીધું કેમ થયું પચાસ ટકા પાક હા છે એની હા આવે એટલે પાકું એટલે તારી તો દર વખતે હા હોય છે આમાં તને જોઈ ને ના પાડે છે એમ આપણે તો ભગવાન પાસે જવું છે પણ ભગવાનને ગમે એવા થાય ત્યારે હા પડે ને લગ્ન ત્યારે જ થાય એમ ભગવાનની પાસે પહોંચવું હોય ત્યારે બેયને પસંદ પડે ત્યારે હથેવાળો થાય અને એક ઘરમાં રહેવાય ભગવાનની પાસે આપણે પહોંચવું હોય ત્યારે પ્રિય જ્ઞાની ભક્ત જેવું થવું પડે નહીં ત્યારે ત્યાં અટકી જવાય એટલે એને ગમીએ એવા થવાય એ શીખવતું આ વચનામૃત છે એટલે શ્રીજી મહારાજ સાથે વર પુરુષોત્તમ વરિયે એવું આપણને સમજાય અને એ દિશા પ્રાપ્ત થાય અને એવું સૂજ બુજ અને બળ શ્રીજી મહારાજ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ